पछीजा लय विधविधना करूं गवैये गान ते भेड़ा भि हरी त्रोड़े संत सतसहुभा थी रचो मनोहर रास પરે કરી કીર્તન ને તે ફેળા ફરે અવિનાશ દીવો દીવી ને અજવાળે કે દ્રગ દીઠા છે હાંડી ફાનસે રૂપાળે કે દ્રગ દીઠા છે जाड मेताब उजासे के द्रगे दीठा शशि सूरज ने प्रकाशे के द्रगे दीठा बढ़ती अग्नि बपोरी ये द्रगे दीठा छे देह घणु गोरीये के द्रगे दीठा छे उगड़ी रात ते जे के द्रगे दीठा छहरी वसंती के द्रगे दीठा छे वसंते वस्त्र खात खेल करता अती के द्रगे छे अबीर गुलाल के द्रगे तद्रगेदी छे शोभा जाये कई भाखता के द्रगे छे कर गुलाल गोटा के द्रगे द्रगेदीठा छे नाखे निज जन पर जोई मोटा के द्रगे दीठा वरी पिच कारी नाखता के द्रगे दीठा छे करता खेल बहु मन गमता के द्रगे दीठा छे के के द्रगे दीठा छे रंगता सड़ीता रंग भीनो रमता रंगे के द्रगे दीठा पोता सखा संगे के द्रगे दीठा छे। र्वे सखा रस बस करता रमता रमता वस्त्र अंगना के द्रगे दीठा छे थर्वे रातारंगना के द्रगे दीठा छे पी ना निर्मल जल मई के द्रगे दीठा कहीं दीठा बहु निर उछा हाथे के दर्गे दीठा पी नी निश् बारे अन पेरा कोरा वस्त्र तारे के द्रगे दीठा द्रगे दीठा द्रग एट आठा छेट जोया નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં પ્રભુને મારી આંખે જોયા છે અનેક લીલાઓ કરતા કરતા મેં જોયા છે ભગવાનની એક એક ચેષ્ટા લીલા હોય છે नेक एक एक चेष्टा दिव्य होई जा। पन, लिला जो कोई ने याद रही जाए कि जीव में खूची जाए बस जीव नो काम थे संसारी जीव ने संसार ना कोई केवा દ્રશ્યો જો એના જીવમાં ખૂંચી જાય છે તો આખી જિંદગી એને યાદ રહે છે અને એ સંસારી દ્રશ્યો હોવાથી એને સંસારના ભાવ તરફ ખેંચે છે संसारी दृश्य जो संसार ना भाव में डूबाड़ी शकत तो भगवान नी लिव्य लीला जो स्मरे तो भगवान ना भाव में क्या न डूबाड़े अपनी खोट ये संसार ने जेट तन्मयता निहाइए छ तन्मयता भगवान ने निरखता तन्मयता फिल्म मैठा हो तन्मयता क्रिकेट मेठा हो तन्मयता देव मंदिर मैठा नहीं होता एटलीज तमयता जो देव मंदिर मै तो ये नरसिंह मेहता मराय फरक ना ફિલ્મ જોતા જોતા કેટલા એકાકાર થઈ જાય છે ક્રિકેટ જોતા જોતા કેટલા તન્મ થઈ જાય છે પોતાને જેમ તરફ લગાવ હોય એને જો હારવાનું થાય તો કેવા હૃદયના ધબકારા થડકુથડક થવા માંડે છે અને ઘણી ભારત હારી ગયું હોય કોઈ જગ્યા તો ક્યારેક કોઈ મરી ગયા ને દાખલા છે એટેક આવી જાય લો अपने कहू तन्मयता जो आपने देव मंदिर भगवान ना दर्शन करता थे तन्मयता जो आपने भगवानी कथा सांभता सत्संग में थे तो आ जीव ने नरसिंह मेहता थ अरे तन्मयता हैन्मयता है देह देह संबंधी पुत्र परिवार पत्नी बालको, संपत्ति भगवान भक्तों पे सौ स्त्री पुरुष ने अरस परस पत्नी म प्रेम शुरुआत में छूट पड़व जरा गमे नहीं बद એવો જ પ્રેમ ગોપીઓ શ્રીકૃષ્ણ ગોપીઓ નિર્ગુણ ભાવને પામે ગોપી વલ્લભ શ્રીજી મહારાજે એટલે જ વચનામૃત કહ્યું કે આ સંસાર અને ભગવાન સંસાર ના આકાર અને ભગવાનની મૂર્તિનો આકાર સ્વરૂપ આકાર એમાં આટલો ભેદ છે કે ભગવાનની મૂર્તિનું ચિંતન કરનારા છે નિર્ગુણ થઈ જાય છે પરમ કલ્યાણને પામે છે અનંત સુખને પામે છે અનંત ઐશ્વર્યોને પામે છે જે ઈચ્છે તે મળે છે એટલું સામર્થ્ય પામે છે ભગવાન જેટલું સામર્થ્ય આવે સંસારના પદાર્થોમાં પ્રેમ કરે તો લક ચોરાશી ગર્ભવાસ અનંત દુઃખ એનો કઈ અંત આવતો નથી અત્યારે આપણા જીવનમાં જે કાંઈ દુઃખ છે એ સંસારને પ્રેમ કર્યો છે એટલે જ દુઃખ છે અને હજી દુઃખી થવું છે એટલે આપણે એ જ કરીએ છીએ જો સંસારમાં એવો પ્રેમ ન હોત તો જીવનમાં રંચ માત્ર દુઃખ હોત જ નહીં ભગવાનમાં પ્રેમ બહુ મોટી ઘટના જીવનમાં સર્જે છે આ જગત છે ને એ સમજવું ભાવ વગર સમજાય ને માણસને બે મગજ છે ને એક તર્ક નું મગજ છે અને એક ભાવનું મગજ છે એકમાં બધું ગણિત ને કેલ્ક્યુલેશન એવું બધું ચાલે રાખે છે અને એક બાજુના મગજમાં ભાવનાઓ ઉર્મિયો એનો જ વિસ્તાર છે સ્ત્રીઓ છે એ ભાવના મગજ સાથે જોડાયેલી છે પુરુષ છે એ તર્ક અને ગણિત એના મગજ સાથે જોડાયેલા છે એટલે દરેકે ગોપી થયા વગર ભગવાન મળતો નથી એટલે ઘણા લોકો પછી ગોપીઓ જેવા કપડાં પહેરીને ફરતા હોય છે થોડા વખત પેલા એક ભાઈ આવ્યા હતા એની જેમ કાનમાં કુંડળ બંગડ્યુંનો કપડા ને સાડી પણ એમ કઈ ગોપી નથી થઈ જવાતું આવું વર્ષોથી સમય સમય ચાલતો જ હશે લોકોને કઈક ભ્રમ થઈ જતા હશે આવા કે આવું કરવાથી બધું મળી જાય પણ તુકારામે પણ ત્યારે ખંડન કર્યું છે તુલસીદાસ કબીર સાહેબે પણ ખંડન કર્યું છે આ બાબત એ વખતે આપણે જોયું તો બહુ વિચિત્ર લાગ્યું મને કે પુરુષથી શું આવા કપડા પહેરતો હોય છે ગોપી થવાતું નથી એમ કઈ રાધાભાવ શરીર થી નથી ડૂબવાતું એમાં તો દિલ ડૂબે છે એટલે તુકારામે પણ એમ કયું એને તો બહુ જોરદાર કહ્યું तुकार पोते स्त्री न होने पुरुष कपड़ा पे रहे। अने पेहरे सगर्भाव डोल करे प्रसूता स्त्री जम पलंग में सुई रहे एमज भाव देखाडे, तो यी कुखे क्यार बालक नो जन्म थोड़ा कबीर साहे कहु नाचना कूदना ढोलका पीटना रांडिया बाजी काहीं बहुत तीखा है कबीर तो चना कूदना का पीटना रांडिया बाजी का खेल नाही निर्धार सो तार लागी रहे कहे कबीर तब भक्ति पाई अखंड भगवान स्वरूप मन जोड़ाई रहे तो समझवा भक्ति छे बाकी आ बदा खेल करवा थी भक्ति आती नहीं भाव जगत उत्कृष्ट जो चलाई जवाई तो एक सम्राट नगरी मे चित्रकारो आ चढ़ाया एक चित्रकार कह हूँ श्रेष्ठ छु બીજો ચિત્ર કલા બતાવો તો પછી હું શ્રેષ્ઠ ઘોષિત કરું એટલે બંનેને એક આવો કોઈ મોટો હોલ હશે એ આપો અને એમાં સરસ મજાની બંને બાજુ દિવાલો એકદમ સારી મજાની એકને કહ્યું કે આ દિવાલ પર તમે ચિત્ર દોરો બીજાને કહ્યું તમે આ દિવાલ પર ચિત્ર દોરો જેનું ચિત્ર સુંદર હશે એને હું શ્રેષ્ઠ ઘોષિત કરીશ પંદર દિવસ સમય અપાયો વચ્ચે પડદો બાંધી દીધો એકબીજા એકબીજાને જોઈ ના શકે છોકરો પરીક્ષામાં વારે વાર આમ પાછળ જોવે વારે વારે પાછળ જોવે એટલે નિરીક્ષકે કયું સુપરવાઈઝર કે તું શું કેમ પાછળ જોયા કરે તો કે પેપર ઉપર લખ્યું છે પાછળ જુઓ એટલે જોઈ લે પેલા એકબીજા એક ચિત્રકાર પણ એક ચિત્રકાર તો એટલો બધો ઠંડો કે અઠવાડિયા ઉપર લગભગ બે દિવસ ત્રણ દિવસ વૈયા ગયા દસ દિવસ વૈયા ગયા માનો ને તો હજી દિવાલ ને ઘસી જ કરે અને પેલા એ તો ઘસી સાફ કરીને જે કઈ લગાવવાના હતા એ લગાવી અને એની પીછીઓ ચલાવવા માંડી લગભગ પંચોતેર ટકા પૂરું કરી દીધું અને પોતે જોઈ જોઈને ખુશ થઈ જાય કારણ કે અસલી કલાકાર ના હોય તો રાજદરબારમાં ના હારે રૂપિયા વાળા ચિત્ર કલાકારો હોય એટલું અદભુત સુંદર ચિત્ર દોરે પેલો તો એના પડદામાં જોવે નહિ પેલો શું દોરે છે શું કરે છે ક્યારેક બાર મળે ત્યારે વાત કરે ભાઈ તમે હજી તો આમ ચાલુ જ નથી કર્યું તો મૂળ ચડી જાય તો ત્રણ દિન ત્રણ રાત સુધી મંડી પડે પછી ખાવાનું ભૂલી જાય પીવાનું ભૂલી જાય બધું ભૂલી જાય મૂળ ન ચડે તો બસ બેઠા હોય અને મને એવું લાગ્યું છે વિશિષ્ટ સર્જન જે હોય ને એને બને ત્યાં સુધી એની કૃતિથી સંતોષ માનવો એને રૂબરૂ મળવું જ નહીં કોઈ ભાગ્ય લખ્યા હોય એને તમે રૂબરૂ મળો તો તમારો બધો જ અરમાન ઓસરી જાય આના મુખ્યા આવા ગીત નીકળ્યા છે આમાં માખી બણ છે સરસ મજા ચિત્રો પણ કલાકાર ને એટલે આ બંને ચિત્રકારો ખુબ મહેનત થી મંડી પડ્યા છે પણ પેલો તો બઉ જ ઘ એટલે પેલા ને થઈ ગયું કે આપણે તો ફર્સ્ટ નંબર બાર દિવસ થઈ ગયા તેર દિવસ ચૌદ દિવસ થઈ ગયા એટલે એક દિવસ બાકી છે હજી ભાઈ ઈચ્છા કબૂલી લીધી છે તું સર્વશ્રેષ્ઠ કલાકાર છો એ મેં જાણ્યું છે પછી મારે કઈ તારી આગળ કઈ હોડ બકવી નથી તું શ્રેષ્ઠ જ છો કે લો કે ભાઈ તો ભલામણ તે દિવસે સ્વીકારી લીધું હોત તો કઈ એમાં તમને આનંદ ના આવે એમાં આનંદ ના આવે તમારા આનંદ ખાતર આ બધું થઈ શકે છે પણ એટલું યાદ રાખજો જીવનનો અર્થ તમે સમજ્યા છો કલાકાર એટલે હર્ષ અને શોખ એનું નામ જીવન છે તો કઈ એ તો મેં છે સાંભળ્યું છે નહીં અનુભવો ત્યારે ખબર પડે એટલે તમે શું કહેવા માગો છો કઈ નહીં હું તમને અત્યારે સર્વશ્રેષ્ઠ ઘોષિત કરું છું તો તમને આનંદ થાય છે તો મને આનંદ થાય છે તો શોખ પણ થઈ શકે છે કંઈ સમજાય નહીં પેલા કારણ કે તો દુનિય તો હશે દિવસ પૂરો થયો સોળમાં દિવસ સૂર્ય પ્રગટ્યો મહારાજા દિવાનો અધિકારીઓ સાથે આવ્યા પેલો ખુશખુશાલ ચિત્રકાર પેલા સૌની પહેલા જ પોતાના ચિત્ર ની સામે મહારાજ લઈ ગયો અધિકારીઓ સાથે દિવાનો સાથે પણ એની અંદર કુદરતી દ્રશ્ય ઉગતો સૂરજ વહેતા ઝરણાઓ નદીઓ સુંદર મજાની હરિયાળી વૃક્ષો પહાડો બર્ફીલા શિખરો એમ લાગે કે ઓ હો કોઈ દિવસ આબુ ના ગયા હોય કોઈ દી કાશ્મીર ના ગયા હોય સ્ટુડિયોમાં એવું ગોઠવીને ફોટો પડાય આવે એટલે ઘણા હોશિયાર હોય છે એને જ્યાં સુધી ફોટાથી પત્તું હોય ને ત્યાં સુધી રૂબરૂ જઈને સગાઈનો પ્રયત્ન કરવો જ નહી એટલું અદભુત સૌંદર્ય એમણે નિતા મહારાજાના મુખ માંથી વાગાર નીકળી ગયો આવું કોઈ દિવસ જોયું પીછી ની આવી કલા હોય હોય શકે છે ને મને ઘણી વાર વિચાર થાય કે પહાડો હોય છે નદીઓ હોય છે મોટા મોટા પશુઓ હોય છે કેવું બધું એક ખાલી આમ કરીને આમ દોરી નાખે લ્યો તરત આ મુખાર બિંદ આવી જાય તરત ચશ્મા આવી જાય તરત વાળ આવી જાય તરત આમ આવી જાય કેવું કલા જો आम घर था लीसी सपाटती एक पीछे फरी जाए, जाए। पच्छी भी जो साथे जातो ये, ये जो तो हिमाल दौराई जाए कलाट बहु खुश थे बीजो कलाकार महाराजे कीधु आपने पधारो अंदर <स्था> लाइ गया पार्टी कशुज नहीं સાવ દવાલ એમ કોઈ એટલે આ શું કઈ ચિત્ર મહારાજ મારી કલા અદ્રશ્ય છે આ પેલેથી જ રહસ્ય બોલતો હતો માણસ જ કઈક જુદો હતો મારી કલા અદ્રશ્ય છે ઘણા લોકો નથી કેતા આપણે ઘણા કામ કલ્પના હોય પાંચ લાખ નો ચેક લખી આપે અને ઓલા એટલા હરખાતા હરખાતા પોતે પાછા જતા રે બીજા દિવસે બેંકમાં પોહચે બેંક આપે બેંક વાળા આમા આમ જોઈન કેવાય ચેક તો પાંચ લાખ નો છે પણ સાઈન કોઈ કરી નથી નીચે વળી વહેલા લોકો પાછું બસો રૂપિયાની ટેક્સી કરીને શેઠ પાસે જાય બસો રૂપિયા પહેલી વાર આવ્યા બસો રૂપિયા ગયા બસો રૂપિયા પાછા આવે છસો રૂપિયાની ભદ્રાહી દીધી પહેલાં શેઠ ને કે શેઠ છે તે દિવસે ઉતાળમાં તમે બહુ ભલમનસાથી પાંચ લાખના આપવા તો ખરો જ પણ સાઇન કરવાનું તમે ભૂલી ગયા છો તો કે હું હંમેશા ગુપ્તદાન જ કરું છું આ રહસ્યમ એ કલાકાર કે મહારાજ મારી વિદ્યા ગુપ્ત છે એ પડદાને પડદો જેવો હટ્યો અને જેવું અહીંયા ચિત્ર હતું એવું જ અહીં રિફ્લેક્ટ થયું પણ એનાથી પણ અદભુત હંમેશા બિંબ કરતા પ્રતિબિંબ બહુ મોહક હોય છે એને એટલી બધી સાવધાની અને કલાથી એને દિવાલ ને એટલી બધી લીસી સમ્રાટ ને દિવાનો ભૂલી ગયા શ્રેષ્ઠ કેવું આને શ્રેષ્ઠ આનાથી સવાયું ચમકીલું અને જાણે હમણાં પોતાની તરફ ખેંચી લેશે એવું ભાવવાહી ચિત્ર ઉપસી અને સમ્રાટ પેલાને કલાકાર ને બાથમાં લઈ લીધો વાહ કલાકાર વાહ ચિત્ર સુંદર છે પણ તે જે કલા અજમાવી છે એનો કોઈ જોટો જડે એમ નથી માટે તું સર્વશ્રેષ્ઠ કલાકાર તું છે એને શ્રેષ્ઠ ઘોષિત કર્યો કર્યું શું એને આમાં બહુ મોટો જીવનનો મર્મ છે બે માર્ગ છે સ્વરૂપ છે એવું તમે ધારો એવી સ્થિતિ એ પહોંચો એમાં પછી ભગવાનનું ધ્યાન કરો અને પછી તમે બ્રાહ્મી દશામાં વિહરો ત્યારે તમારું બ્રહ્મપદ રોકડું છે અને તમે ભગવત સુખ અને અખંડ માણસ ત્યારે એ ઇન્દ્રિયોની વૃત્તિઓની પાછી વાળવી અહીંયા હૃદયની અંદર એને રૂંધી રાખવી ભગવાનના અખંડ ધ્યાનમાં રોકી રાખવી બ્રહ્મ યજ્ઞ કરવો જ્ઞાન યજ્ઞ કરવો આ કંઈ સહેલું છે દસે ઇન્દ્રિયોને અગિયારમું મન એને રોકી રોકીને અંતર હૃદય આકાશમાં સ્થિર કરવું અને બ્રહ્મરૂપ થવું આ ચોટી અરે શિયાળાનો મેલ નથી ઉખડતો જન્મ જનમ નો કાળજામાં મેલ લાગ્યો છે એ ઉખેડવો કય શું સહેલી વાત છે એ આ જ્ઞાન માર્ગ ને ધારણા ધ્યાન ને સમાધિ આપણને આઠ નામ નથી આવડતા એ સિદ્ધ કરવાના બોલો સત્ય સૌ દયા આદિક બધા નિયમો હવે એ પાંચ પાંચ નિયમો હોય સત્ય પેલું આવે હવે પેલું આપણે મૂળ માંથી ખોટું બોલવાની જ્ઞાન માર્ગ સાધના નો માર્ગ ભ્રમરૂપ થવાનો માર્ગ એ આ પેલા ચિત્રકારે જેમ એક ચિત્ર ઉપસાવ્યું એના જેટલું કઠણ છે બઉ હાર્ડવર્ક છે રાત્રિ દિવસ પંદર દિવસ સુધી મીઠો છે અને પંદર દિવસ માં ચિત્ર થયું એની પાછળ પાછળ ત્રીસ વર્ષે ત્યારે પંદર દિવસમાં થયું હશે ત્યારે પેલા એ શું કર્યું સપાટી ને ઘણું જગત છે કે તમે ભ્રમરૂપ થઈ જવું ઇન્દ્રિયોને રૂંધી રાખવી પાછી વાળવી વૃત્તિ બહુ અઘરું લાગે છે ને હા તો બીજું કઈ કરો નહીં શું તમે હૃદય એટલું ચોખ્ખું કરો ને એટલે આ ઠાકોર જે અહિયાં માં જાય એ કઈ કરો એટલું હયુ નિર્મળ કરી નાખો ને અને પાછું ભાવનું જગત એમ કે છે કે અમે કેમ કહીએ છીએ કે તમે ઇન્દ્રિયોને અંતકર આંખ ને કાન ને બધી વૃત્તિઓ ને હૈયા વાળીને બસ રૂંધી બેસી જાવ દોડે છે ઇન્દ્રિયો તો કા આંખ દોડે છે તો ઘા કાન દોડે છે તો ઘા એને સાંભળવું છે કે હા આંખ જોવું છે તો હા તો ભગવાન દેખાડો ને દોડાવો હોય ને ઘડી ગરડા દોડાવો ઘડી વડતાલ દોડાવો ઘડી નરનારાયણ દેવ પાસે દોડાવો ઘડી ગોકુર દોડાવો ઘડી બંદરાવન દોડાવો ઘડી દ્વારિકા દોડાવો દોડાવો દોડવામાં ન મનાય ને ઓલા ચિત્રકાર કોઈ દિવસે મનાય નહીં કારણ કે આડો પડદો છે એ અજ્ઞાન નો પડદો છે એટલે સમજાતું નથી આ ભક્તો લીલા એને સમજાતી નથી પ્રથમનો આઠમા વચરામર્થમાં શ્રીજી મહારાજ એટલે બહુ સાવ નાનું વચરામર્થ પણ જો સમજાય એમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિ છે જે ક્રિયા છે જે પ્રવૃત્તિ છે એને જો ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો જન્મ જન્મના જે પાપ આ જીવને વળગ્યા છે એ બધા ખલાસ થઈ જાય અને જીવ નો અંતઃ કર્મ પરમ શુદ્ધ થઈ જાય ભગવાન અસાધારણ પ્રેમ થાય તૂટી જાય છે બસ આટલો ઘસવાની જ છે બીજે જાય છે ત્યાંથી વાળી નાય લાવવા આ દેખાડ સુખ શબ્દ અર્થ બહુ સુંદર છે अभिप्रेत अटू सुष्टु ए सारू कदय आकाश जे इंद्रिओ अंत करण हृदय સારું છે એ સુખી અને જે સૃષ્ટ છે સારા ઇન્દ્રિયો અંતકર હૃદય હૃદયકાશ જેના સુંદર છે ચોખા છે એ સુખી અને વાત એ સાચી સુખ અને દુઃખ આપણી ઇન્દ્રિયો લીધે જ આવે છે પરણવું એને તમે ગમે એને દુખ છે જેને શિખંડ ફાવે છે જેને રસ કેરીનો ફાવે છે અને મળતો નથી એ દુખી છે પણ જેને રસ જોઈને વોમિટ થાય છે કપડા ની ત્યાં જઈને એને કે શોપકીપર ને કે ભાઈ આ ડ્રેસ છે ને લેડીઝ નું બધું આ ડ્રેસ છે એ લ્યો આ દુપટ્ટો લ્યો આ સાડી લો કિંમતી કિમતીઓ પાંચ પાંચ દસ દસ હજાર બાર બાર વીસ વીસ પચી પચી હજાર હોય તો એવો પચાસ સાઈઠ હજાર પછી કે બસ હવે એને પેક કરી દોલો તો ખુશ થઈ ગયો કે આ કેવા ખરીદનાર આવ્યા બધું ખરીદે એને કે પેક કરી દો પેક કરીને કે બસ ઉપરના કબાટમાં એને મૂકીને બંધ કરી દો તો કેમ તારી કાકી જોડે અહીંથી નીકળું નજર પડે રોજ ઘરમાં ઝઘડો થાય ના પોસાય છે અને તમારા ઘરમાં ઝઘડો થાય છે તું બાંધીને તો મૂકી દે એટલે ઘરમાં ઝઘડો ના થાય જોઈએ છે એને દુઃખ છે આંખ માં ચિકાસ છે એટલે દુઃખ છે સોક્રેટીસ એના મિત્રો બહુ જ મોટો બિગ બજાર એવો શોપ બિગ માર્કેટમાં લઈ ગયા દરેક વસ્તુ ત્યાં મળે હજારો થી માણી લાખોની વસ્તુ પણ સોક્રેટિસ મિત્રો સાથે ફરે મિત્રો એને બતાવે સોક્રેટીસ જોવે જે વસ્તુ જો વાત એટલી અદભુત છે અને ઘટના છે ઐતિહાસિક એના જીવનની એક એક એવા સારી સારી વસ્તુઓ જો કે જુએ કિંમતી ને સારી સોક્રેટીસ કેવો વાર સરસો વારે વાહ વેસ તમારા માટેનો જોઈ ગયો અરે વાહ વાસ નું પેટ બહુ સરસ બહુ સરસ એ એક વસ્તુ જોઈ ને સોક્રેટીસ સારી સારી વસ્તુ ખરીદી લો અમે તમને અપાવી દઈશું સોક્રેટીસ કે આમાં તમારી ભૂલ થાય છે કેમ તો તમે બધા કેતા બહુ સરસ બહુ સરસ તો એટલા માટે એક એક એવી વસ્તુ જોઈ અને મને તરત થઈ વારે વા આ વસ્તુ વગર હું ચલાવી શકું વારે વા આ વસ્તુ વગર હું ચલાવી શકું ખુશ થતો આની મારે કોઈ જીવનમાં જરૂરત નથી જુઓ કેવી કેટલી અદભુત છે જે વસ્તુ માટે માણસ મરી પડે છે છોકરાટી જોઈને વારે વારે કેટલી સરસ વાત છે પણ પાછળનું બોલે ની કેટલી સરસ વાત છે લોલા ની કે વાહ તો આને ગમી ગયું પણ કેટલી સરસ વાત છે કે આના વગર હું ચલાવી શકું છું કેવો પુરુષ કેવાય એને કોણ દુઃખી કરી શકે દુખી કોણ કરે એટલે જેની ઇન્દ્રિયો નિર્મળ છે એ સુખી રાવણ ને આંખ લાગી ગઈ તો દુખી થઈ ગયો ને આખી રંકાર લંકાર રંગ દોળાઈ ગઈ દુર્યોધન ને કઈ એવી થઈ ગઈ આ બધાને એ જ તકલીફ થઈ ને જીવનમાં સુખી એ છે કે જેના ઇન્દ્રિયો અંતઃ કરીતે શું કરવાનું કે ભગવાનની મૂર્તિ ભગવાનની લીલા એને આંખ ને ઇન્દ્રિયોને પરોવી દો ગાયા કરો જોયા કરો બસ ભગવાને શ્રીજી મહારાજે વચ્ચનામૃત કહ્યું ભગવાન ભક્ત એ કે આંખથી ભગવાન નું દર્શન કરવું સંતનું દર્શન કરવું ભક્તોનું દર્શન કરવું એ જ આંખ નો વિષય કાનથી ભગવાનની કથા સાંભળવી એ જ એનો વિષય બીજું બીજું કરવું પડે પણ કેવી રીતે આપણે વૈદ્ય કડવાણી આપી હોય ને પરાયે કડવું ઔષધ ખાવું પડે મજા ના આવે મોઢું બગડી જ જાય પણ ખાવું પડે કારણ કે આપડે જીવન ટકાવવું છે એમ વ્યવહાર ટકાવો હોય એટલે આ બધું ચલાવે પણ અંદર એમ થાય કે આ બધું બહુ ખતરનાક છે આ બધું ક્યારે છૂટે મેમાન મળવા આવે તને ચા પાણી નાસ્તા બધું કરાવવું પડે વાલા હગા આવ્યા હોય એવી રીતે બધું જ રાખવું પડે પણ અંદર એમ થાય કે આ લાય એને જણાવવા ના દેવાય પેલા છોકરા ટેસ્ટ પણ એને એમ જ સતત રે જાય તો વચાવત વાંચી લો જાય તો પાંચ માળા કરી લેવા આ જાય તો થોડી કથા સાંભળી લઉં એવું જ એને થાય એને એને જ પરમ સુખ છે અદભુત છે આ ભાવ જગત ની વાતો છે ને એ કોઈ ગણિતમાં કે લેબોરેટરીમાં ક્યાંય ચેક ના થાય પણ વાત તમને ગમી જાય એવી હોય પણ લેબોરેટરીમાં ચેક ના થાય ગમી જાય નાઈ પાડવી પડે કારણ કે ચિંતન સંતો નું છે આપણે જો કોઈ આંખો આમ બંધ સતત આમ નમ રિયે છે આમ અને આમ નમ આપણને લાગે શું છે આખાની પાપણો છે પટપટ થાય છે ને મટકા મારીયે છે ને આમ તો નથી જ રેતી ને સતત આમ છે પાપણ કઈ ના કરે કઈ ધ્યાન રાખ્યા વગર થાય છે જો તમારી સામે જોતા જ આવશો તો આમ આમ કરતા જ આવશે एक एक मटकू जो मरिए यात्रा एक पगल भरे दौड़े यात्रा करे तो शु करने आयतम एनेरखो પણ એ આપણે દેખાડતા નથી અને જે તે દેખાડીએ છે એટલે આંખ ને થતી નથી એટલે ચાલુ જ રાખે છે ચાલુ જ રાખે છે ચાલુ જ રાખે છે પણ એનો ગોતે છે અને ભગવાન છે એટલે જયારે કોઈ પણ સંત ભક્તને જયારે ભગવાન દર્શન થઈ જાય છે ત્યારે નિરનિમેશ આંખો થઈ જાય કહેવાય છે ને પૂતળા જેવા થઈ આંખો સ્થિર થઈ જાય આપણને ત્યારે મટકા ભરતી નથી કેમ આંખોની યાત્રા પૂરી થઈ એટલે નિષ્કુળાનંદ સ્વામી કેવી રીતે દ્રગે દીઠા છે બીજું જોયું જ નથી આ જોવા જેવું છે એ લીલા એનું ચિંતવન એનું દર્શન આમ ઇન્દ્રિયો અંતકરણ ઘસાય છે ચોખું થાય અને સહજ રીતે ભગવાન સ્ફૂરી જાય છે જે સ્થિતિ કદાચ જ્ઞાનીઓને ના મળે એવું રસ જગત ભક્તો માણતા હોય છે ઘણી બધી કથા કહેવા જેવી નથી કારણ કે જે રસ માણતા હોય છે એ ક્યારેય બોલતા હોતા નથી बोलवा विषय नहीं होता माटे ये ज्ञानीयें जल्दी खबर नहीं आती पे क्य क भक्त जी पता अभिव्यक्ति में बोली जाए सपने में परनी गोपाल मई मैं तो सपने में परनी गोपाल पीले पीले हरा दी अंग में लगाई मई मैं तो सपने में परी गोपाल હવે નાની મીરા કૃષ્ણ ની આરે ચાર ફેરા સ્વપ્ન ફરતી છે અને સુખ તમે વાત કરો છો વર્ષે હે એ ભક્તિ નહીં ભાવ નહી બસ નિર્મળતા આ કથા છે એટલે દ્રગ્ય દીઠા છે નિષ્કુળાનંદ સ્વામી કે છે પણ એ લીલાઓનું આપણને ચિંતન થાય એ તો છે જ પણ એની સાથે હું ખાસ એ પણ કઉ છું કે આપણી આંખ નિર્મળ રહી આપણું સાંભળવું નિર્મળ રહી આપણી ક્રિયાનું ભજન પાંચ ઘરે સુગંધ જતી હોય પણ એવા પાછળ થોડા કાંકરાય નાખો અને પછી જમવા બેસીએ તો કઈ મજા આવે નઈ બધી મજા બગાડ નાખે જેવો કલ ભરી ને દચ દઈ કાંકરો આવે રે જેમ આપણે પાંચ માળા કરીએ છીએ પછી બીજો કાંકરો નાખીએ છે એટલે આ ભજન કરીએ છીએ એનો સ્વાદ આવતો નથી પણ જો કાંકરા ન નાખીએ અને જો આ વસ્તુ હોય તો ભજનનો સ્વાદ છે ને છે એવો સ્વાદ આવે કે નામ લીએ ત્યાં એમ થાય ઓહો ક્યાં અક્ષરાધીશ ક્યાં અનંત બ્રહ્માંડો ક્યાં એનો માલિક એ આપણી પડખે બેઠા હોય અને એની આપણે વાતો કરતા હોય એનું આપણે નામ લેતા હોય પણ વાત ભાવનું જગતી હોય બહુ ગજબ છે એ નિર્મળતા ઇન્દ્રિયો અંતકર ભગવાન તરફ એટલા જ માટે નિજ પાદ પયોજ કીર્તન સતતમ સવ જીવ ગોચર ઈતીય કુરુ તે ક્રતુત્સવ સહજાનંદ ગુરુમ જીવોને पंचेन्द्रीय आहार तेजता सड़ी तांबड़ीए के दगे दीठा गणों का रंग भी नमता वर्ताल उत्सव सो मण गुलाल पचीस गाड़ा गुलाब ना फूल पचीस गाड़िया केसुड़ा ना फूल एने उड़ी एना रंग काढ़िया રંગ ના હોતા હોય અને બધા હજારો હરિભક્તો બધા આવ્યા હોય સંતો સંતો બધા બધા તૈયાર થઈ ગયા હોય બે દળ પડી ગયા હોય એક બાજુ હરિભક્તો એક બાજુ સાધુઓ બધા ગેરકમત કસી લીધી હોય હું પંદર ફૂટ જેટલો ઊંચો મંચ બાંધો મજબૂત એના ઉપર સહજાનંદ સ્વામી બિરાજમા જતા હોય અને એ જતા પહેલા સંતોના કરે મહારાજ મોજડી કાઢી અને ગંગા અને ચરણ બોલી ને રસ પ્રસાદી કરે અને પછી મહારાજ ફરીથી મંચ ઉપર બિરાજમાન થાય કેસરિયા સફેદ વર્ણધારી વસ્ત્રો માંથી શ્વેત પાક સરસ મજાના સોનાના અલંકારો અને પુષ્ઠ મૂર્તિ અને મહારાજ બેઠા હોય આમલા ઉપર બાર મણનું મોટું નગારું એ બગાડવા માટે સચ્ચિદાનંદ સ્વામી બેઠા હોય દાંડીયો કેવી નગારા કેવા એ શરણાયું મોટા પટા નગારા પખવા ઢોલ આ બધા જે યુદ્ધ છે ને મોરચો એવો યુદ્ધ નો આયા પેલા શૌર્ય ગીતો ગવાય અને આયા હોળીના રંગના ગીતો ગવાય આયા હથિયાર પિચકારીઓના હથિયાર પેલા લોહીની છડ ઉડે અને રંગની છ ઉડે અને એકબીજા એકબીજા સામે ભાવથી રંગી નાખવા માટે ઉત્સુક હોય એમાં મહારાજ ઉભા થતા પેલા સચ્ચિદાનંદ સ્વામી પછી જોર થી જયનાદ કરે અને નોબોત ઉપર પોતે દાંડી મારે અને જયારે સ્વર્ગ સ્વર્ગના દેવરાજ ઇન્દ્રના સન્માનમાં મોટો ટંકાર કરવામાં આવે નગારો ગડગડવામાં આવે બાર મેઘ ખાંગા થતા પેલા મેઘ ગરજના થાય અને ઘણી વાર તૂટી પડતો હોય છે ત્યારે ઘણી વરસાદ ગાજે વાદળીયા ગાજે ક્યારેક ક્યારેક એવો કડાકો બે ચાર વાર આખી સિઝન થાય પણ આપણને એમ લાગે કે કઈક ભાંગી ગયું આખું બ્રહ્માંડ એવો કડાકો થાય સાવ આપડે નજીક થઈ ગયો અને આખા પડ ધ્રુજી જાય રીતક ધ્રુજી જાય એવી નોબત ગડગડાટ શરૂ ઘોષ સહજાનંદ સ્વામી મહારાજ ની જાય ગણેશ મહારાજ ની જય સ્વામિનારાયણ ભગવાન ની જય એક સાથે પંદરસો સંતો ભક્તો હોય અને શ્રીજી મહારાજ ઉભા થાય હાથમાં નાખવાની સ્ટાઇલ ધોળા કપડાની જોડી આપે એ સંતો એમાં ગુલાલ ભેર્યો હોય એ જોડીને મહારાજ બે હાથ પકડે અને જેમ તમે ગોફણ જોયું છે ને એ ગોફણ જેમ મહારાજ આમ ના રંગ ફેરવે એમાંથી પછી એક છેડો ખુલ્લો મૂકે અને એમાંથી જે ગુલાલ છૂટે એ હજારો હરિભક્તો સંતો ઉપર મહારાજા જોડી ફેરવી ને જેવો ઘાક કરે જઈશ થાય શ્યામ બિહારી રે હોય શ્યામ બિહારી અરે હો એ હોરી આયિશ્યામ બિહારી રે ઓરી આયુષ્યામ બિહારી રે ઓરી આયુષ્યામ બિહારી પછી મારા જેવી રીતે તાસળિયો ભરી ભરીને રંગ ઉછાળે અંદર અંદર સંતો એકબીજા જેને જેને રૂચિ મળતી હોય એક બીજા ઉપર રંગ છાટે માટલા રેડે એકબીજા ઉપર કાદવ જે રંગનો થયો એનાથી રંગે અને ઈશ્વરા બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સોમલા ખાચર એકબીજા હરિભક્તો એ ભાવથી જ્યારે અને આમાં સામે પ્રભુ બેઠો છે અને આ ભાવનો રંગ પ્રેમનો ભક્તિનો રંગ ઉછળતો હોય તમે કલ્પના કરો એ ઉત્સવ કેવો છે અને મહારાજ ઉભા થઈ થઈ થઈ થઈ ને મહારાજ ઉત્સાહ જોજો જે હારે ફગવા આપે જોતા રમતા બધા ને એમ થાય કે મહારાજ આપણા ઉપર તો રંગ છાટે છે પણ આપણે એને રંગવાનું બાકી રહી જાય છે અને પછી એમ એકે શરૂ કરે પછી કોઈ બાકી રહી એક સાથે મે પિચકારીઓના ઉપર તાસળા ભરી ભરીને ગુલાલ જાય બે રાખે આડી પણ એ ઢાલ ટક્કર ક્યાં સુધી ઝીલે મહારાજ પાથરવાનું રજાય ધડકી ગોદડા એ ઓઢી જાય તો એ હેઠા પડી જાય ધોધ માં પછી મહારાજ ઈશાર કર્યો એ નાજ ભગત એ નાજા એટલે એ સમજી જાય એ મહારાજ ની માણકી લઈ આવે માણકી આવે એટલે બધા સંતો તોડી નાણકીના નાકમાં પિચકારી જવા દે અને માણકી ઉછળી ભાગે વળી પાસે એને ટાંકી नजदा जोगकी ने पी पगे ले जेव हटाने महाराज इशारा समझी जाएज आनंद छलांग मारे मानकी पर सीधा सवार थी निकली जाए संतो जीत्या, संतो जीत्या, संतो जीत्या चालता है जी बदाय पिचकारियोंकी महाराज जाता जाता दूर न तलावे जाय नदी में धुबका मारी स्न करें पड़ी सौ सो, सो मणना गुलाब आख ज्ञान बाग मे बे हाथ फूट आखो किए દેવતાની રંગના પોળા નીકળતા એ તો રમનારા દેહ ભાન તો આપણે આ સંસારના ઓલી રીતે ભાવ ભૂલી ભાન ભૂલી જતા હોય પણ આ તો બ્રહ્મ ભાવ અને સહજાનંદ સ્વામી મૂર્તિ નિષ્કુળાનંદ સામે કરતા હોય છે એ જયારે રંગ નાખે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી શું જોવે છે તમે જુઓ નિષ્કુળાનંદ કે એમાં મહારાજ છૂટી જાય છે ને એ સૂરજ ની આર્ય જાણે ચાંદુડિયા પાડતા હોય એવા લાગે છે આવું નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી આ સહજાનંદ સ્વામી મૂર્તિનું રસપાન કરે છે હવે ગરડામાં આવી રીતે રંગ જામો હવે ચોક નાનો અને બધા તૂટી પડ્યા મહારાજ થઈ ગયા ગાંગા મંચ બાંધો નહોતો મહારાજ હળી કાઢી કામાં આ બદલા મને તો હેરાન કરી મૂકશે હવે એટલે બેનો દૂર જોતા જોતા દર્શન કરતા હતા ઉભા મહારાજ ઈ બહેનોની સભા દોડીને કરી ગયા એટલે ત્યાં ભાઈઓ સાધો આવે નહિ પણ જેવા બહેનો ની મહારાજ ઘુસ્યા સલામતી માટે તો બહેનો થઈ ગયો આ તો આપડે ઘરે જ આવ્યા એ બહેનો મહારાજ ઉપર ઉતરી પડ્યા મહારાજ ગવા જડ્યા આ તો ઉલમાં ચૂલ માં પીડ્યા એટલે મહારાજ લીંબ વૃક્ષો પર ચડી ગયા એટલે બ્રહ્મચારી કે બેનો તો નીચે કરવા બહિરાવો ને કોણ યુ માન્યુંરજી બ્રહ્મચારી બહિરાવ કે હવે બ્રહ્મચારી જવા જુઓ જો આવે ચારે બાજુ સાંખ્યો બેનો છે એને ઉપવાસ પડશે તમે આવો ને એને ઉપવાસ પડે મને ના પડે ઉપવાસ નિર્દોષતાની મૂર્તિ એ બહેનો હડચલી મહારાજ મહારાજ આવી જાવજી બ્રહ્મચારી ખભાવ પર લઈને મહારાજ ને તોડી અને સંતો ભક્તોના વૃંદ પાછા બ્રહ્મચારી લઈ આવ્યા મહારાજે બ્રહ્મચારી કીધું કે આ અમારો હનુમાન જતી છે આને કોઈ સ્ત્રી પુરુષ ભાવ નથી આ મને સેજે એક વાત એ તમને આડ વાત છે આડ વાત તો નથી પણ શાસ્ત્ર અને ધર્મ અને એમાં અધ્યાત્મની ઊંચી વાતો આવે છે આજના આ બધાને કોઈને સમજાતી નથી ને એટલે એવા બધા ઊંધે રવાડે ચડાવે છે શ્રી કૃષ્ણ મારી દ્રષ્ટિએ એમાં પ્રવચન ગોઠવાયા હશે અને ગુણવર્ષાનું બે ત્રણ જણાના હરિન્દ્ર દ્રવ્ય સુરેશ દલાલ ના પ્રવેશના સ્ત્રી બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય ભોગ એનો ઓથેન્ટિક તો વખતા હું જ છું એવું એને ક્યાંક મનાય ગયું છે રામ જાણે જ્યાં હોય ત્યાં કોઈ પણ વાત એ વાત લાવે વાંધો નઈ એનો કોઈ આપણને તકલીફ ના હોય श्रीकृष्ण ने मूल्य श्री कृष्ण थोड़ा भाषा में कहू श्रीकृष्ण पर्सनालिटी विद्वा भाषा क्या एट्ल विद्वान कहवास पर्सनालिटी अगभग मैं जुड़ू डिग्रीधारी होने पी डिग्रीधारी वो करें तो ओथेंटिक मान આપણે હો ટકા શુદ્ધ વાત કરીએ પણ કઉ છુ એમાં ભલે આપણે ડિગ્રી નહી હોય એટલે ગુણોત્ એન્ડ્રોજીનસ પર્સનાલિટી શ્રી કૃષ્ણ છે એન્ડ્રોજીનસ પર્સનાલિટી એટલે स्त्री ने पुरुष नी जाए केवल व्यक्तित्व रहे तेरे ब्रह्मचर्य भूमिका सदाई दृष्टिचारी कही सकते आम तोड़ तो हजार एक सौ आठ राणियों एट स्त्री पुरुष न भाव थी पर केवल व्यक्तित्व रहे यी पर्सनालिटी एक व्यक्तित्व बचे ये ब्रह्मचर्य કારણ કે શ્રી કૃષ્ણ છે જ્યાં સ્ત્રી પુરુષ નો કોઈ ભાવ નથી પણ બ્રહ્મ સત્તા પ્રાપ્ત થાય ત્યારે બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે એ વાત તો આપણે કહે છે એ જુદી રીતે કે છે તોય વાંધો નહીં પણ પછી જે કીધું ને હવે તમે મને બ્રહ્ચર્ય માર્ગે ચાલી શકે છે એ બ્રહ્મચર્ય માટે યોગ્ય છે અથવા તો બ્રહ્મચાર્ય સિદ્ધ છે પછી એમણે કહ્યું કે આજના જમાનામાં આવી એન્ડ્રોજીનસ પર્સનાલિટી કોઈએ જો પ્રાપ્ત કરવા માટે થોડી કે જાજી સફળતા પ્રાપ્તિ કરી હોય આજના છે ગુણવંશા હું ત્યાં કઈ જ વડે બોલો હવે પેલાને આમ આચાર્યલા હોય અને એનાથી પર થઈ અને વર્તતા હોય તો જ બ્રહ્મચારી ન પરિણ્યા હોય અને જો કોઈ બ્રહ્મચારી વાત કરતા હોય અરે ભાઈ ભૂડથલ રામ એ બધી વસ્તુ શ્રી કૃષ્ણને માટે યોગ્ય છે એ તો ભગવત તત્વ છે કે એ પાપને પણ પરમ પુણ્ય કરી નાખે અને માયા પણ કરી નાખે એવી કોઈ તાકાત પુરુષોત્તમ નારાયણમાં ક્યાંથી આવે પણ હવે ચશ્મા જ છે ને પાશ્ચાત્ય વિચારકોના પેરી અને ઋષિ નિર્મિત દ્રષ્ટિને મુલવા બેસે ત્યારે આવું આંધણ કરે એટલે ચારી છે જે સંતો છે કે જે બધા મહાપુરુષો આપણે થયા છે ઠીક છે આ વિનોબા ભાવે તો અપરિણીત છે પણ હવે એના વિશે કઈ બોલે તો પોતાનું નાક કપાય બોલતા નહીં હોય બાકી હોય આવા લોકો ને પણ સાચી વાત એ છે કે વેદશાસ્ત્રો તત્વજ્ઞાન ઉપનિષદો એના તત્વજ્ઞાન ને નિર્મળ રીતે જાણવું એ વિતરાગી ગુરુઓ હોવા જરૂરી છે લીલા કરે સ્નાન કરી આવી અને સુંદર મજાના વસ્ત્રો ધારણ કરે એમાં એક એક બે પ્રસંગો વણી લઈશ વચ્ચે વચ્ચે જાણવાની વાતો છે મહારાજ પંચાળા બિરાજે છે રંગોત્સવ પણ કર્યો છે એ વખતે કચ્છ છે ત્યાંથી આથમણી બાજુ એક નરવરકોટ ગામ ક્ષત્રિયો રોજ રાત્રે ચોરે ભેડા થાય ભાગવત ની કથા કરે ભાગવતની કથા પ્રેમથી બ્રાહ્મણ પાસે સાંભળે અને ભાવવાહી બ્રાહ્મણ કથા કરે જોજો ભાઈ પણ કથા સાંભળે અને વિચાર થાય કે ભગવાન સાથે જેમ ગોપ બવાળો એ લાભ લીધો એ બધા એ લાભ લીધો એવો આપણને લાભ ક્યાં મળે આજે આવા દૂષિત વાતાવરણમાં આપણને એવું ભગવાન રમવાનું વિચારવાનું વિહરવાનું એ ભગવાનની પ્રાપ્તિ ક્યાં થાય રોજ નો ઉચ્ચાર ઉત્તાપ મનમાં રહીએ આપણને આવું ભગવત પ્રાપ્તિનું સુખ ક્યાં મળે ભાવથી ભાગવત સાંભળે એ મુદ્દતા હોય ને એનો જવાબ મળે એક દિવસ રાત્રે બધા કથા સાંભળી ઘરે ગયા ઘરે પહોંચે ને ત્યાં ભાઈ દ્રશ્ય અદભુત થયું આખા ગામમાં ત્રીસ પાંત્રીસ નાના નાના બાળકો જે બોલતા માંડ માંડ શીખ્યા હોય જેવા ઘરે ગયા નાના બાળકોએ કહ્યું બાપુજી સોરઠ ભગવાન પ્રજ્યા છે તમારે ભગવાન મેળવવા હોય તો સોરઠ જાઓ સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ્યા છે એક સાથે બધા ઘેરે બધા નાના નાના બાળકો બોલ્યા તો સોરઠ માં ભગવાન પ્રગટ થયા છે ચાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ પેલી વાર સાંભળ્યું બીજે દિવસે તૈયારી કરીને આ લોકો નક્કી કર્યું કે હવે સોરઠ માં સ્વામિનારાયણ પણ આપણે ઓળખવા કેમ ભેટ પણ છે એ બધો પોશાક સરસ મજાના જરિયાની સુરવાળ જામા ખેસ રેટો કેળે બાંધવાના કસુ ભેટા એ બધું કટાર એ બધું લીધું સોના ચાંદીના ઘરેણા લીધા પરંતુ એક સરસ મજાનું अति भारी एक जेना को पड़े, येने कोई वजनदारूर्जों पे क्षत्रियो नक्की कर आ धनुष साथ लेता जाए आ जो चढ़ा आप भगवान खरा गोतता गोता पंचाड़ आया सभा એક સાથે એટલો કાઠી દાઇડયો આવ્યો કાઠી દરબારો પછી જેને ત્યાં હોય યજમાનો એનો સન્માન બઉ સરસ કરો ભા આવો આવો બેસો હા છાશું પાણી કરો છાશું પાણી એટલે ખાવા પીવાનું તો તાલમાલ જ હોય છાશું પાણી બોલે આગતા સ્વાગતા થઈ મહારાજ આગળ પોશાક મુક્યા ભાવથી મહારાજ કહ્યું બરું આપ ધારણ કરો અને મહારાજે સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા ભાવ હતો પછી પેલું ધનુષ મૂરી મૂર્તિ તમે જોવો છો એવી રીતે મહારાજ બેઠેલા મહારાજ ની બાજુમાં પંચાળે ત્યારે મોટાભાઈ રામ ભાઈ આવેલા એ ત્યાં જ એટલે મહારાજે રામ પ્રતાપભાઈ ને આ ધનુષ ચડાવી દે મોટા ભાઈ બળ્યા બો હતા રોજ બપોરે રોટલી કેટલી જોઈએ ખબર એક હાથ ઊંચો થપ્પો ગણવાની નહિ એક હાથ ઊંચો થપ્પો રોટલી જોઈએ બીજું જે હોય દાળ ભાત શાક માખણ ઘી દહીં એ બધું જુદું આટલું ભોજન હવે કેટલા બળવાનું હોય આપડે એક બે ત્રણે ડૂકી જાય રામ પ્રધાભાઈને લ્યો ભાઈ મોટાભાઈ આ ધનુષ ચડાવી દે મોટા ભાઈ ઉભા થયા ધનુ ની દોરી લઈ અને પણ છો તો પણ ધનુષને જેટલું વળાંક આપવો જોઈએ મારીને દોરી પણ બાંધી શક્યા નહી એટલા લોટ અને પેલા લોકો ને થઈ ગયો કે આટલો મોટો ભળવીર સુરવીર માણસ મરદ દેખાતો માણસ એ જો ધનુષ ચડાવી બાંધી નથી શકતા તો આ ફૂલ જેવા જે પ્રભુ કેવાય છે એનું કામ નથી રામ પ્રતાપ ભાઈ તો બાજુ ધનુષ મૂકી દીધું મારું કામ નથી તો જોઈ રહ્યા કે જાણે નાનું બાળક બિલાડીના ટોપ સાથે રમતો હોય એમ ધનુષ ની બાંધી અને બેઠા જ બેઠા તીર લઈ અને મહારાજ સા ના ના પ્રભુ આપ નારાયણ છો અમારા ઘેર નાના નાના બાળકો બોલ્યા એ જ આજ પ્રભુ છો અમને શરણે લ્યો અમને કંઠી વહેરાવો અને અમને તમારા ભક્ત બનાવો અને બધા સત્સંગી થયા એ વખતે ત્યાં ब्रह्मानंद स्वामी बैठा था महाराज ना जे श्रृंगाराजर्णन साव की रचु कीजर के आनंद कुमार शो भा चाले मदजर गजनी चाल रसिक जी तलो भ सखियानोप पिया जी नी पाघड़ी पियतो विसरे नहीं पड़िए जीवड़ लामा जडी लिधिलट का नंद लाल के हाथ कमानी चटक रंग चाल हरे मन प्राण ने काजू मोती रे जड़ी तटार कोमर कसिली धर मूर्ति सभा में पधरावी छे तेरखो જો એને કેડે જે રેટો વાંધો છે માથે પાક ધારી છે સોનાના અલંકારો ધારણ કરાવે છે સરસ મજાનો સુરવાળ છે મોજડી છે રાજવંશી પોશાક જે પહેરાયો છે એ વર્ણન આ મૂર્તિ એ પંચાળામાં મહારાજે એના નરવરકોટ ના ભક્તોના આગ્રહ ધારણ કર્યું આવા વસ્ત્રો પહેરે હવે મૂર્તિ દેખાય છે ને ત્યારે શું ભલા માંડે બસ દ્રગ્યા દીઠા છે આજ આજ દ્રગ્યા દીઠા કેવાય સુંદર મજાના વસ્ત્રો પહેરે પછી પાંચસો પાંચસો પરમસો અને સેંકડો હરિભક્ત સેંકડો એ બધાના વર્તુળ રચાય આને ગવૈયાઓ મંડળ એક એક એકને સંતો ની ભક્તો ની સાથે રમતા હોય વાતાવરણ જામી ગયું હોય એમાં બ્રહ્માનંદ સ્વામી પછી પેલો છંદ છે ને સારા કરે બોલો ખરા હરિ હર સૂર્ય રંગ ભર સુંદર રમે જે રંગ ભર સુંદર શ્યામ રમે પણ ગાવાની મજા આવે એમાં સમજાય કશું નહી સર પર સરદર અમાર તર આનું સર કરેલ કર હરે હરિભર બાકી કઈ સમજાયો સર અમાર તારા અનુસાર અરે ભાઈ એક એક ના માથા તોડી નાખી એવા અર્થ આ છંદ ને કવિ કાગ બાપુ રોડી ફરકતી દાઢી અને મર્મ નો જાણનાર ગીતાંજલિ નો અને કવિ કાગ બાપુ ચારણ એને રજૂ કરતા હોય અને ये काग बापू रग रग मा खुमारी ब्रह्मानंद ये जारे गाता काग बाबा ये लेखा म गा बापा रविन्द्रनाथ टागोर एक बे त्रन लीटी ज्या बोलाये ज्यादा टागोर उ धीरज रखियो ऐसे तो बहुत से छ है किसने बनायानंद स्वामी के संद स्वामी ने लिखा है ओ, अद्वो, अद्वो, आप क्या कहना चारे? कभी काग बापू के इतना ही मैं कह सकता हूं कि ब्रह्म मुनि हुए उनको 200 साल हो गया महाराज हां अभी तक चारण ज्ञाति में कोई ऐसा चारण पैदा नहीं हुआ कि इस चंद की बराबरी कर सके ऐसा कोई लिख है काग जो जो कानो छंदे सर सर पर अमर तर अनुसार शू कहवा मागे ब्रह्मनंद आ हा प्रभु रमे तो शुभर अमर तर कर सरोवर सर सर पर सधर अमर સરોવર જે છે પંચાજુ તળાવ છે બ્રહ્માનંદ સ્વામી પ્રકૃતિ સર સરોવર એનો સર કિનારો એના પર સાર સાર પર સધર સધાર મજબૂત સુંદર સાર સાર પર સાધાર અમરતર એટલે કલ્પ વૃક્ષો અમર એટલે દેવતાઓ તર એટલે તરૂપ કલ્પ વૃક્ષ એ કલ્પ છે એના જેવા નદીના તળાવના તટ ઉપર મજબૂત છે શું કરે છે કર કરે કરી કરીને શું કરે તમે તમારી કલ્પના ના આવે એવી રીતે ધર એટલે ધરતી એની સાથે પોતે જારે પોતાની ડાળીઓ છે એના જાણે હાથ હોય એ ડાળીઓ રૂપી હાથ થી ધરતી ઉપર મેલ કરીને એ રાસ રમ્યા છે સહજ આનંદ સર અમર તાર અનુસર કરે એની સાથે મેળ કરે છે એ જાણે દાંડિયા લેતા હોય એમ વૃક્ષો દાળીઓ ડાળીઓ રૂપી હાથ પછાડી પછાડી નદીના સરોવરના તટ ઉપર સહજાનંદ સ્વામી હારો હારે દાંડિયા લે છે રાસ લે છે એ વૃક્ષો એની સાથે રાસ રમે છે શું જો આ કડી એક અર્થ કોઈ આફરીન થઈ જવાય ત્યારે શું વાત કરે હરિહર જે કઈ વિધ્યા બધા દેવતાઓ અક્ષર એટલે અપ્સરાઓ હરિહર સુર અવાર અક્ષર અતિ મન હર અપ્સરાઓ કેવી અતિશય કેવી મન લે એવી ગાંગલી ઘાચણ જેવી નહીં અરે હવા નહીતર શું છે ને ભરતુર પિંગળા નું નાટક ભજવાય ને પિંગળા એ પાડી કાળી ડિબાંગ જેવી હાથ બહાર નીકળે કાળા જેવા પીંગળા આવી જ હોય તો ભરતરી ભેખ નો લે તો લીએ શું કઈક રૂપ હોય તો ઘરે રિયે હવે એક જણા પેલાના જમાનામાં તો શું છે મા બાપ ગોઠવી દેતા ને એટલે એને ઠીક પડ્યું પૈસો પૈસો જોયે છે ને કોઈ ગોઠવી દીધું પણ વરરાજો બઉ કે એનું છોકરી ગોઠવી દીધું કોઈક ગમે તેવું લાકડો કાળો કેટોળા જેવું આ સર શ્યા જોઈ લ્યો તમે જાબુડા ચાંદુડિયા પાડે રાત માં ઓગળી જાય તો દેખાય નઈ હવે ગણેશ આપણે આગળ એને લઈ ગયા પછી ઘૂમટો તાણી ને કાઢીને ખોડ કર્યું એટલે વળી ઓલીએ એને પૂછ્યું એની કરવાની અને આને પેલી વાર એનો દીદાર જોયો એટલે એણે પૂછ્યું પતિ દેવ આ ઘરમાં મારે કોની કોની લાજ કાઢવાની કે મારી એકની કાઢ છે બાકી બધા મૂકી દેજે હરે હર સોરે માનહાર મન મોહિલે એવી બધી અપ્સરાઓ અને હરિહર બ્રહ્મા આદિ બધા દેવતા તમામ દેવતાઓ આકાશમાં બ્રહ્માનંદ સ્વામી કે ખડકાઈ ગયા હજી શું જો હરિહર સૂરજ અવાર મન હર ભર ભર હરખ ભરેટ ફાટ થાય છે હરિહર બ્રહ્મા ની અપસરાઓ ને અને નિરખતનાર પ્રવાર પ્રવાર ગણ નિર્જાર મુકોટ શેર સવાર નમે શ્રેષ્ઠ શ્રેષ્ઠ જે કોઈ પૃથ્વીના મનુષ્યો છે એ બધા પ્રવર પ્રવર નિરખતર માણસો નિરખે છે એના આજે જે કઈ કામ ધંધા હતા એ બધા છોડી છોડી ઘા કરીને આજે રાસ નિરખવા માટે મનુષ્યો ઉમટ્યા છે એટલું જ નહીં તો નિરખત પ્રવર પ્રવાર ગણ पड़ा। मस्तकती रत्न जड़ेला मुकुटो एक साथ मुकुटो ना ज्थो सहजानंद स्वामी से આકાશમાં એવી રીતે દેવતાઓ રત્ન જડી મુકુટો એ સહિત મસ્તક સહજાનંદ સ્વામી ચરણમાં નમાવે છે ગણ રવ થાય છે સુંદર મધુર ઘંટનાથ થતો અવાજ કેવો અવાજ થાય છે શું બ્રહ્માનંદ સ્વામી નિરખે છે ગણરવ પટ એટલે વસ્ત્ર મધુર અવાજ થાય છે મધુર રવ થાય અવાજ થાય છે પટ એટલે વસ્ત્ર ગાણરવ પટ ફરાર બીજો અવાજ શું થાય ઘરાર પદ ઘું ઘર ચરણમાં જે નુપુર બાંધા છે એ ઘોઘરીઓનો ઘર રવાજ થાય છે ઘોઘરીઓનો ઘરવાજ થાય છે ગણર પટાર પદ ઘું ઘર રંગ ભાર સુંદર શ્યામ રમે રંગ ભાર સુંદર શ્યામ રમે વારે राशे रमता है तो अमे दृगे दीठा एक बात आम लखी है स्वामी समय उत्सव करता है छाटनी मजा भक्ति शुरुआत होता होली बार अकाम थो हो, ने। ने अजी अजी शक, हो, हो, हो, हो तो यने <laughs> એને આ ગણરવ પટ સમજાય નહીં પણ થોડોક આગળ પી ગયા હોય એને સમજાય અને કદાચ તમને સમજાય કે ન સમજાય પણ મને જે આનંદ આવે છે એનું હું કોઈ વર્ણન કરી શકતો નથી મેં તો માટલી આટલી મારી ઉંમર માં આ છંદ કોઈ હજી સમજાવ્યો હોય એવું મેં મારે કાને નથી એટલે મને જે આજે સમજાવવાનો અવસર સહજાનંદ સ્વામી આપ્યો અને બ્રહ્માનંદ સ્વામી મારા પર હું ખુશ થતા બેટા બેટા બેટા આ છંદ લખ્યા એને પોણા બસો વર્ષ થઈ ગયા મારા બાપલા અડધી રાતે તે સમજાયો છે આજે વાહ બ્રહ્મ આવા નવા રાજી રેજો हमारा वसी दीठा ब्रह्म भोजन कर दीठा खी वे द्रगे दीठा મેઘપુર છ મહિના સુધી બ્રાહ્મણો ની ચોરાશે નોતરું આપે ને પછી સીધું ગોતે વિચાર પણ એવા બ્રાહ્મણો ને એવા યજ્ઞો કે કોઈ કરી શકે કર્યો વૃંદાનો ત્યાં વિવાહ પણ મારે ચરિત્ર કેવું છે સાંભળવું છે ને के का के काम भी जीवा जोशी सत्संग प्रसिद्ध हरिभक्त कड़ी सत्संग गाम छोड़ी दीद એવા બળિયા પછી મહારાજા ને પીઠોડી મોકલ્યા ત્યાં રહ્યા છે ગરીબ હોય એક નગર હતો અને ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો વાર્તા શરૂ થાય અને બીજી રીતની વાર્તા શરૂ થાય એક નગર હતું ને એમાં શ્રીમંત વણીક રહેતો હતો એક રાજા હતો અને તે શિકારે નીકળ્યો હતો વાર્તા આમ જ શરૂ થાય અમુક અમુક મેથડ ને એ સમજાય તો જ સમજાય ઊંચો પહાડ જેવો હતો તે બિલાડી આમ ચડી આમ ગઈ એની પાછળ પાછળ બીજી બિલાડીયા આવી એ બીજી બિલાડીયા જોયી તો આગળ જે બિલાડી હતી દેખાણી નઈ ચારે બાજુ જોયું મારી એની એ તો પાછળ પાછળ આવતી હતી ને એને જોયું તો પાછળ ઓલી બિલાડી આગળ હતી દેખાણી જ નહીં એટલે પછી આ બિલાડી ચારેય બાજુ જોયું પછી કઈક બોલી અને નીચે ઉતરી ગઈ શું બોલી હોય તો હાથમાં આવે નહી ના આવે હા નઈતર કઈ બધું હાથમાં ના આવી જાય એમ લ્યો તો બીજું કહું એક જણા હમણાં કોઈલ બોલતી હતી અમારી બાજુ માં છે ને ત્યાં હવે પડી ગયો છે જયારે હતો ત્યારે બોલતી હતી તો એ કોઈલ એવી રીતે બોલે दिन्चाक, दिन्चाक, कुहु, कुहु। दिन्चाक, दिन्चाक, कुहु, कुहु। के आम केम बोले तो के नु बच्चू तो डिस्को डांस पास मोड़ो हे भाई संस्कार आ जाए तो, तो महाराज जतपुर पधार जीवाजोशी गरीब એમાં જીવા જોશી ગોવર્ધન મારા દસ દસ બાર બાર વર્ષ ના થઈ ગયા રે તો જનો દીદી કે નહી ના મારા જનો ને કેમ મારા ખર્ચો બહુ અમારે આખી જ્ઞાતિ નોતરવી પડે જમવા दीकनो मुहूर्त जोड़ी लो अठा अपने जन देवड़ी दी छोड़ा अरे महाराज प्रभु आप हा हा विचार करो जो भगवान ना कोई थाय ने तो भगवान ना बधा काम करे नरसिंह मेहता ना बवन काम कर ઘણા કવિ હજી શું કે હું મથુરા ગયો મને કૃષ્ણ ના મેળ્યો હું દ્વારિકા ગયો મને કૃષ્ણ હું ગિરનાર ગયો પણ કૃષ્ણ મયારામ ભટ્ટ ના બાજરા લીડા છે કરશનભાઈ બાંભિયા ના ખેતર ના રખે વાળા એ કીર્યા છે બધું કરે છે હા દીકરા જનો અપાવી દેસુ કરો તૈયારી મોરો જોડાયું બે બ્રાહ્મણ બે છોકરા નક્કી થઈ ગયું આગલે કે ફેરવે છોકરાઓને શણગારી અને ગામમાં ફરે ઘરે ઘરે લોકો પછી જાય તેને પહોંચે ભેટ સોગાદ આપે કોઈ આપે કોઈ નાળિયેર આપે કોઈ સાકર કોઈ રૂપિયા આપે એ બધું ભેટ છોકરાઓ તૈયાર થયા ને ફૂલે કે ભરવાનું શરૂ થયું એટલે મારાને પગે લાગવા આવ્યો મહારાજ કે શું કરશો મહારાજ અમારી રીત પ્રમાણે ગામમાં ફૂલેક અરે ફુલેકાટ ધરે તો હા શું શું ધરે તો કે નાળિયેર સાકર રૂપિયા રોકડ આવું બધું ધરે આપે ભેટ આપે હા નાળિયેર સાકર વસ્ત્ર જે કોઈ બેટ ધરે એ બધું તમારું બધા પૈસો બધો મારો ભગવાન આપે એક વસ્તુ યાદ રાખવાની છે ભગવાન અઢળક આપે છે માગવો એટલું આપે છે સવાયો આપે છે પણ એનો સ્વભાવ એવો છે કસોટી થોડીક વચ્ચે વચ્ચે કરે છે કસોટી કર્યા વગર કશું નથી કર્યું ઘડવું તો પડે એટલે વચ્ચે વચ્ચે એને પાત્રતા ને નિર્માણ કરવા માટે ઠાકોરજી થોડી છે ને આ કસોટી કરે છે કસે છે તાપ આપે છે ઉતાપ આપે સંતાપ થોડું મન નું નથી થવા દેતા એટલે કેળવાય છે માણસ મગજ માણસ મનોબળ આત્મબળ કે અર્જુન ના ઘણા ટપલા માર્યા છે હમ એટલે પૈસો બધો મને મારી પાસે તો કે કઈ વાંધો મહારાજ બધું આપનું જ છે અને મહારાજ પછી ઘોડે ચડી ખુલેખેત ફેર્યા છે સુંદર મજાના વસ્ત્રો સજા છે જ્યાં જ્યાં ઘેરે ઘેરે જાય ત્યાં જે કઈ રૂપિયો નાળેર આવે એ છોકરાઓ પાસે મૂકાવે અને મહારાજ કે પૈસો બધો મારી પાસે હવે સેજે મહારાજ પાસે પાંચ રૂપિયા મૂકવા હોય તો મહારાજને ચરણે મૂકવાનો હોય શ્રીજી ભગવાન પાંચ ના દસ મૂકે દસ ના વીસ મૂકે પચી મૂકતો પચાસ મૂકે ભગવાનને ચરણે મૂકવાનો છે પૈસાનો મેળો ડબલો થવા આખા ગામમાં ફર્યા આવ્યા પોતાને ઘેરે ઘોડેથી ઉતર્યા રૂપિયા નાળિયે એનો ઢગલો જીવા જોઈએ થયો કોઈ હોય ને એના હોય ને લ્યો શું આવ્યું નાય લઈ ગયા નાળિયેર ગગડાવો આ વસ્ત્રો બ્રાહ્મણ ને ઘણી વાર ભેટ દેતા હોય ને એ પહેરવા જેવા નો હોય વસ્ત્રો વસ્ત્ર આમ ઝાપતો ને બધા તાર નોખા થઈ ગયા બજાર માં તમે જાવ ને તો તમને લોકો દુકાનદાર પૂછતા હોય છે સોપારી જોઈ છે ખાવા માટે પૂજા નઈ અંદર હોલ હોય તો એક જગ્યા એમ બેઠા હતા વસ્ત્રો એવા કેવા બધા બધું આપ્યું હોય પણ મહારાજે બધું એની ઢગલો થયો પછી મહારાજ કે જીવા જોશે તો હા આખા ગામે આ તમારા દીકરાઓને આ જનો ની ઉપવી નિમિત્તે બધા ભેટ મૂકી તો અમારે પણ કઈ ભેટ તો અરે શું હોય તો જેટલા રૂપિયા આપ્યા તા બધા લઈને પેલા ગોરધન અને શિવા જોશી ના ચરણ જીવા જોશી કે હા હા મહારાજ આ ભાવ થઈ ગયું હવે તમે પ્રસંગ ઉકેલો અરે મહારાજ તમે પેલા કીધું તો મારે એટલા માટે મારે ચરણે મૂકવાનું હોય ને તો લોભિયા હોય મૂકે બ્રાહ્મણના છોકરા ને એવું છે પતાવી દે અમારે ચરણે મૂકવાનું હોય કેવી કુને જ તમારે એટલે આ મુકે જાય તમારું કામ થઈ જાય અને ચાલો આવતીકાલે મુહૂર્ત છે જનોય આપી દેશો અને તમારી જ્ઞાતિ ને નોત્ર આપો જમવાના નોત્ર આપ્યા સવાર માં દીકરાઓને યજ્ઞ થયો વૈદિક વિધિ થઈ અને શ્રીજી મહારાજે પોતે હાથે પોતાને હાથે નજર બાપના હાથે જનોય અપાય શ્રીજી મહારાજે બે ગોવર્ધન અને શિવા જોશીને પોતાને હાથે જનોય અર્પણ કરી ધનજ ધનજે થઈ ગયા શિવા જોશી બે છોકરાઓ ભોજન તો બન્યા જતા આમંત્રણ અપાઈ ગયા બ્રાહ્મણોને હવે એક વાત સમજવા જેવી બ્રાહ્મણ જઈને કહ્યું હતું કે આમંત્રણ અપાઈ ગયા ચાલો જમવાનું હરે થયું આમંત્રણ સ્વીકારી લીધું જમવા કોઈ આવ્યા એમાં કોઈ આગેવાન તો હશે ને પાંચ જણા ને બોલાવો પાંચ જણા બોલાવ્યા આવ્યા જટાશંકર દુર્ગાશંકર એવા બધા મહારાજ પાસે બેઠા મહારાજ કે ભૂદેવો તમારા માટે ભોજન કર્યું છે આમંત્રણ સ્વીકાર્યા છે ત્યાર પછી રસોઈ થઈ છે તો પેલા ના પાડી તો રસોડું બનાવત નહીં તમે હા પાડી પછી રસોડું બનાવ્યું અને હવે કેમ જમવા આવતા નથી નિષ્કો દીઠા છે એમાં કીધું છું એ સ્વામી કે છે અવળાની અવળાઈને સાંખતા પણ અમે દ્રગે દીઠા છે અવળાઈ અવળાની અવળાઈ સાંખતા પણ અમે દ્રગે દીઠા છે નિર્માની થઈ કરે હવે તમે કેમ જમતા નથી કેમ જમવા નથી આવતા तो के प्रभु बात तो यी है कि शास्त्र में एवं क्यू के दिए हाथ जनई लीधी हो छोकओ पी जय श्राद्धकर्म करे तरह ये श्राद्ध एना बाप ने न पोचे जनो दीधी होने श्राद्ध पिंडदान जाए आ छोकओ हाथ एना बाप नर्पण पहुंचे नही एट्लेना घर नोजन जमी न सकता कारण जनपे तम दीधी छो तेना तो ये बाप ने न पोचे महाराज के, के भूदेव अमने जो श्राद्ध पिंड करे पोहची जत हो तो अमने पोचे तो आखा ब्रह्मांड जीव ने पोहची जाए ते नचीन थी भोजन करो तो पेला के ये... વાત તમારી જે હોય તે પણ ધર્મ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા સામે હોય ત્યારે શાસ્ત્ર આમ કયું છે તેમ કયું છે એમ પકડી રાખીને કેટલાય પોતે અવસર ચૂકી વૃંદાવન ના પેલા ભૂદેવો હવે શાસ્ત્ર ન્યાય યજ્ઞ કરતા હતા અને પેલી એમની ગોરાણીઓ કઈ શાસ્ત્ર જાણી નતી પણ ભગવાન શ્રી કૃષ્ણ જાણો છો ને લીલા તો એના બળતા લાકડા લઈને પાછળ ધોડાવી જા નહીં નાય ધોનારા કોઈ સુદ અપવ્ય એના યજ્ઞ શાળામાં ક્યાં ઘુસી મીર્યા નીકળવાયથી ગાયો ના ચરાવનારા અહીંયા આવ્યા છો ખાવાનું માગવા આ તો ભગવાન વિષ્ણુ ના યજ્ઞ માટે આ બધું અને વાસુદેવ ભૂખ્યા મારે છે આ જ તકલીફ છે જીવ ની આજ તકલીફ છે સાધુ ને થઈને ધોતિયા ઓઢાડી આવે ને એના બાપ બે ધોતી ના આપે ગાય ને રોટલો નાખે કુતરા ને રોટલો નાખે શીતળા માતા ને કુલેર આવે બધું કરે અને એને માવતર થાળી ના કરે કરવાનું છે પણ એ નથી સમજાતું લે એને ગોરાણીઓ પાસે પછી ભગવાન શ્રીકૃષ્ણ ટૂંકમાં કહું છું એમણે કીધું કે તમે આવી રીતે પાછા આવ્યા છો અરે મહારાજ મારી નાખત માંડ માંડ બચી આવ્યા તો કે ના હવે તમે એમ કરો બ્રાહ્મણ પત્નીઓ પાસે જાવ તો કે બ્રાહ્મણ પત્નીઓ રસોડો કરે ત્યાં યજ્ઞ ન કરવા દે તે કરવા દે ના ના વિશ્વાસ પત્ની વાત કરી અમારા કૃષ્ણજી ભૂખ્યા થયા છે તો ભોજન આપો અને બ્રાહ્મણ પત્નીઓને ગોપીઓનો સત્સંગ હતો એના થકી એને જાણ્યું હતું કે આ કૃષ્ણ છે એ ભગવાન છે એ તો સર્વ અખિલ બ્રહ્માંડ નાયક છે અને જયારે જાણ્યું કે એ ભૂખ્યા થયા છે બધી થાળ ધરી ભરી ભરીને આવી ભગવાને પ્રેમથી જમાડ્યા ગોપ પણ જીમા પાછું જવાનું થયું એટલે કે મહારાજ અમે વિરોધ કરીને આવ્યા છીએ અમને હવે કેમ ઘરમાં રાખે અને ધારું થશે આજે પણ તમે ગોકુળ મથુર વંદ્રામાં તમે જાઓ દુકાન ની થડા ઉપર ગોરાણી બેઠા હોય છે અને ઓયલો જે ગોર હોય ને એ બધી અડિયા પાટી થયા હોય છે બધો થોડો ગોરાણી સંભાળે એનું જ હાલે છે અને એ હુકમ કરે એમ ગોર દાદા કરતા હોય એ ગોરસ લઈને દહીં દૂધ વેચે હળિયાપાટી કર્યા બેઠા તાંબુ અને પાંચ જળાય ભગવાન ના આશીર્વાદ છે ભાઈ એટલે પ્રગટ હોય ત્યારે કોઈ જાણે નહિ શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ થયું મધ્યના નવ ની થોડી થોડી વાત કરી દઉં આપણે પણ ભગવાન ના વચનો છે ને એમાં બુદ્ધિ પછી નિક્ષાપત્રીમાં કીધું પણ લસણ ડુંગળે છે એ તો આમ ખવાય પેલું આમ ખવાય આનું આમ ખવાય પેલું આમ ખવાય હા એ તો પછી આપણા અર્થઘટનો કરવા તો હજાર થાય પણ મારા ધણીએ કહ્યું એટલે પછી ન થાય એ વાત પૂરી થઈ ગઈ પછી એમાં અકલ ને કોઈ ચાન્સ નથી હા બીજે વિચારવાનું ઘણું આવે પણ અહિયાં વિચારવાનું એક સ્થાન એવું છે ઠાકોરજી કે ત્યાં બુદ્ધિ ચલાવવાની હોતી નથી તો બાર વાગ્યે અર્ધ રાત્રિ જન્માષ્ટમી શ્રાવણ વાદી આઠે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ આવે વસુદેવ પ્રતિજ્ઞા હતી જે બાળક જન્મી કંસને સોંપવું સત્યવ્રતિ ભગવાને ચતુર્ભા દર્શન પેલું એ કામ કીધું મારો જન્મ થાય હું પ્રગટ થઈ મને ટોપલા મૂકીને આ સત્ય છે પણ પેલું પરમ સત્ય છે એમણે કહ્યું ત્યારે શાસ્ત્રો એક બાજુ રહી જાય છે એ વાત યુધિષ્ઠિર ન સમજી શક્યા મધ્યનો નવમું ઘરે જઈને શાંતિથી વાંચજો મહાભારતનું આખું યુદ્ધ પૂરું થઈ ગયું રાજાસને બેસી ગયે યુધિષ્ઠી મહારાજ પણ રડ્યા કરે શોક કર્યા કરે ઉદાસી મટે નહીં સમજાવે કે તમને તકલીફ છું તે હો મારે લીધે લાખો લોકો મરી ગયા અનેક દીકરીઓ વિધવા થઈ અનેક છોકરાઓ મા બાપ થઈ કેટલી હિંસા થઈ કેટલા પશુઓ મરા કેટલો માણસ મર્યા એક માણસ મરે તો મહાપાપ લાગે મારે લીધે મારું કલ્યાણ નહીં મેં ઋષિયો સમજાવે કે તમે કશું કર્યું નથી ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને ખડો કર્યો અને એને કીધું તું યુદ્ધ કર નહીં મારી નાખી નહી હું પતાવી દઈશ બધા તું નિમિત્ત થઈ જા હવે એ બે નક્કી કર્યું છે તમે શું કેમ દુખી છો તો કે ના પણ હું વડીલ ને મારે લીધે જ આ બધું થયું નહીં તો આ યુદ્ધ થાય જ નહીં વચ્ચે તો હું જ છું ઋષિઓ સમજાવ્યા વ્યાસજી ખુદે સમજાવ્યા તોય શોખ મટે નહીં ભગવાન શ્રીકૃષ્ણ ખુદ સમજાવવા આવ્યા કે બધું પાપ મને તો કે તમે ભલે કહો પણ શાસ્ત્ર અહિંસા પરમો ધર્મ કહેવો છે જો આપણે આપણે અત્યારે આ ભલે આ વાતને સમજી લઈએ છીએ પણ હજુ હજુર માં એવું હોય ને તો ના સમજી શકાય તરત એમ થઈ જાય કામ થાય વાતે વાતે સીધી સાધી વાત સમર્પિત ભાવ વાળા હોય છે બરાબર છે આમાં છે એક છોકરા નામ નહી લો એટલે મને હમણાં જ ફોનમાં મને કીધું મને કે એમાં મને એટલો વિશ્વાસ છે તમે અમને જે આજ્ઞા કરશો એમાં કોઈ અમારું બુરું નહી હોય અમારી જવાબદારી વધી જાય છે ને મારે વચનામૃત કીધું છે કે હું તમારો સૌનો ગુરુ ઉપદેષ્ટા ને આચાર્ય ભગવાન હું તમને અવળે રસ્તે ચડાવી દઉં મારું સારું શું થાય આ પોતે નિર્માની તો શ્રદ્ધા બહુ મોટી વાત છે સાધનો કરતા આ વસ્તુ વધી જાય છે પણ પેલા ઓળખવું જોઈએ પણ જયારે ભગવત તત્વ ઓળખાય ગયું જોબી સાંભળી જેવા સત્વ ઓળખાઈ ગયા બસ પછી શું બે વાત આવશે ઓગર ચલાય લઉ એટલે પછી શ્રીકૃષ્ણે સમજાવ્યા તો યુધિષ્ઠિર ને શોક ન ગયો પછી શ્રીકૃષ્ણે કહ્યું ચાલો ભીષ્મ દાદા ઉપર તમને શ્રદ્ધા કરી તો કે અમારો બાપ છે ઈ બાણસૈયા ઉપર હતા ત્યાં લઈ ગયા એમને કહ્યું તમે શાસ્ત્ર ની રીતે તમે એમ કે છો મારું નહી માને ભીષ્મી કૃષ્ણ બાકી બીજું કોઈ સાર નથી બધું મૂકી દે દેવકીનંદન એ શાસ્ત્ર પરમ શાસ્ત્ર સાર છે ત્યારે કઈક શોખ થયો પણ અર્જુન જેવા નિશંસ થયા શાસ્ત્ર નો અને વિશ્વાસ સર્વધર્માન પરિજ મારણ અહમ પાપે બોક્ષિષ્યા અર્જુન એ તારા માનેલા કથામાં સાંભળેલા શાસ્ત્ર વાંચેલા જે કઈ ધર્મ હોય લોક ધર્મ હોય માનવ ધર્મ હોય સામાજિક ધર્મ હોય જે કઈ ધર્મ હોય તો મારે શું કરવાનું બધું નાખી હું કવિ એમ કઈ તને એક રંચ માત્ર પણ પાપ અડવા નહીં દઉં વારે વાર અને અર્જુન કે તો તો પછી હું ભ છું અને પછી એને જે ગાણી પણ ખેંચી ને જે મૂકી અને એમાં નાદ થયો પડી ગયા આવો એનો ગાંડીનો અટંકાર હતો હવે એ પછી અર્જુન છોડે અને એમાં પાછું વાળીને પછી જોયું નહિ ભગવાન સ્વામિનારાયણ કે છે કે અર્જુને જેટલા બધા અધર્મ આવ્યા બધાને ઉલ્લંકી ગયા કેમ કશો વાંધો નહી ચાલો એમને જવા દો ગામમાં જેટલા ગરીબ હોય બધા બેડા કરો એમને જમાડો એ બ્રાહ્મણ થી સારા છે ચાલો અને આખા ગામના જે કોઈ બિચારા વંચિત હતા એ બધાને કારણ કે બે જ પ્રકારના લોકો છે સંચિત ને વંચિત અમુક ભેડું કર્યું છે નથી શ્રીજી મહારાજ ની આજે વર્ષ પેલા વાત જુઓ જ્યાં જ્યાં ગામે ગામે જાય પાણી અગવડતા હોય તો તળાવ ગળાવે ગોમ થી આવડત જો નાનું સુ છે અત્યારે આવડો પ્લાન મૂકે જ ત્રણ મહિના નક્કી કરે ખર્ચ કેટલો ના મળ્યો સજાનંદ સામે ને કામ કરવાનો કોઈ પેલો નહીં કરવું છે લાવો પાવડા કોદાળી આમે બેઠા થાવ શરૂ કેવા કેવા તળાવ કાર્ય તળાવ માંગરોળ માં પેલું બુજ બાજુ જાઓ તો ત્યાં ગામડે ગામડે એવા કેટલાય પાણીની સમસ્યા આવે જીવા બાપુ અફીણ ગોળીને મરવા માટે તૈયાર થયા એમની દીકરી અમુલા પરમ ભક્ત એને ખબર પડી મારા બાપુ જીર મરવા તૈયાર થયા છે અફીણ ગોળી દોડતા મહારાજ પાસે આયે મહારાજના પગમાં પડી ગયા મહારાજ મહારાજ પ્રભુ પ્રભુ હા જીવા બાપુ જઈને કે દરબાર એમ મરાય અનાજ નથી મહારાજ હું શું કરું મોઢું શું દેખાડું મારે ઘેરે કોઈ આવતું આગતા સગતા થતી હોય આજે ખાવાનું નહીં તો હું કા મોઢે જીવું અમારી પાસેથી કોનું છે દાદા ના દરબાર કોનું છે અને મારા ગાડા અનાજ ઠલવાયા કોઈ દેખી થાય દીઠા છે હરી ની સહજ પ્રકૃતિ એવી કે દ્રગે દીઠા છે વાવ કુંડ કુવા તળાવે કે દ્રગે દીઠા છે તેનો પ્રભુ પોત પ્રભુ પોતે દ્રગે દીઠા છે બે જ વાત હવે કરવી છે પણ મારે આ ચેપ્ટર પૂરું કરવું છે પછી બીજી વાત આગળ जाता द्रगे दीठा वी वर्ता के द्रगे दीठा सबल निर्बल ने संतापे के द्रगे दीठा छे। તે તો ખમી ન શકે આપે એક વાત કરવી છે બોલાવો ને આપડે થોડા લાડુ બનાવે છે મહેમાનો આવે છે બ્રાહ્મણો આવે છે જમાડવા છે એટલે પાર્ષદ ગયા બેચર ભટ્ટ પાછું ભટજી હા પ્રભુ બોલાવે છે બેચર વટ કે ભાઈ તમે મારી દશા જુઓ આ મારા ઘરવાળા તૂટીગિયું કોલેરા નો દર તપરી હાથ ચાલીને બેઠો છું હમણાં વિદાય થઈ જશે આવી અવસ્થામાં હું કેવી રીતે રસોડું કરવા આવું તને કહો અમારો આ ઘરનું કોણ કરે મહારાજ કેજો પ્રભુ આવી પરિસ્થિતિ છે હું આવી નહીં શકું આજ્ઞા કેમ પાડું પાર્સદ દોડીને આવીને મહારાજે કર્યું મહારાજ એ તો બહુ કપાણી થઈ ગઈ બે ચાર ઘરના માંડા છે ને હમણાં મરશે તૂટયાનું કોગળિયાનું કોલેરા નું છે અને મરું મરુ થયા છે મહારાજ કી એવું છે કે પ્રાગદી પુરાણી બેઠેલા એ કે મહારાજ એને ના મરવા દેતા હો મહારાજકી તો મોત આવે મરી જાય હું શું કરું ના ના મહારાજ એ બિચારા એના ઘરના છે ને બહુ સેવા ભાવી છે બેચર ભટ્ટ નું તમે જાણો છો સેવા કરે છે એમ એના ઘરના છે ને બહેનો બહુ સેવા કરે છે પાણી ભરી આવી દે હોળી પાક કરે અનાજ સાફ કરે અથાણા મદદ કરે આ બધા સાધુ સંતો નું કામકાજ હોય મંદિરનું કામકાજ બહુ સેવાભાવી છે મહારાજ એને મરવા દેતા નહીં મૂળજી બ્રહ્મચારી ટઉકો કર્યો આ મહારાજ બિચારા એને મરવા દેતા નહીં મહારાજ કે તો હાલો આપડે જોવા જાય પુરાણી અરે પાર્ષદ મહારાજ એને ક્યારે જોવા કે હવે ત્યાં ત્યાં એના ફળિયા આંગણા બાર પાચેક જણા ઉભેલા ઘરમાં ઢાંકી મૂક્યો છે અને હવે તમે પાછા વળી જાઓ મહારાજ કે એમ થોડા મરી જાય સાફ કરે અને તૂટયું થાય એ તરત ન મરે લે હવે આમાં જ તરત મરે સાફ કરે અને તૂટ્યું ના ના એ તો ગયા અંદર ત્યાં બે પાંચ બહેનો એના શબ્દ ને વીટી બેઠેલા એટલે મહારાજ કે હટો ના મહારાજ હટશો નહીં સૂતક લાગશે શરીર મૂકી દીધું છે પણ લેવા ગયા છે મહારાજ કે એમ ના મરે બાજુ બેસી ગયા આથી લુકડું ઉગાડ્યું હાથ ફેરવ્યું કે ઉઠો કેમ સુતા છો બોલો જે સ્વામિનારાયણ બોલો મહારાજ હાથ ફેર્યો ત્યાં તો આ ખોલી અરે મહારાજ તમે જોવો જે કે જુઓ અમે કહેતા હતા જલ્દી ના મરે લ્યો હાજા થઈ ગયા ને હવે તમને નખમાય રોગ નહી રહ્યો પણ જુઓ તમારા ધણી છે ને ખા પણ લેવા ગયા આવે ને એટલે અપગળી મહારાજ નીકળી ગયા બે ચાર વર્ષ ખાપણ લઈને આવ્યા ત્યાં તો બાય તો બેઠા ખાપણ નો ઘા કરી દીધો એટલે તને શું થઈ ગયું અરે ક્યાં તમે કઈ જાણો છો મહારાજ પધાર્યા માથે હાથ ફેર હાજર કરી મને પાછી જીવતી કરી નાઈ ધોઈ ને આવે અને મારે લાડુ બનાવવાના છે બેચર ભટ્ટ ઘરે દોડતા આવ્યા મહારાજ ના પગમાં પડી ગયા રસોડે લાગી ગયા પણ ગામમાં હવે વાત જોવાની છે એપિસોડ નંબર ટુ ગામ વાત તરત જ વેતી થઈ ગઈ અને બૈરાઓ તો હલતું ચલતું અખબાર તરત જ આખા ગામ બે ચર વટ ની ટૂંટિયા ના દરદ થી એને શ્રીજી મહારાજે બેઠી કરી તો ગામમાં દરતું જ તું તો ગામના આગેવાન એમાં ખાસ જૈન વણિકો ગણા હતા અને એ ગરડામાં જ રહેતા પણ આમ સહજાનંદ સ્વામી વિરોધ થયા કરતો કે ભગવાન કોઈ છે જ નહીં કર્મ કરો કર્મ ખપાવો કર્મ ની કરો આ કરો અને આ બધું શું છે કોઈ ભગવાન હોય જ નહીં પાંચમા આરામ આટલા આરામ આવું કઈ ના હોય એની ગણતરી જે હોય આપડે શું કરશું તો કે બેઠી તો કર્યો હાલો એ મહારાજી પાસે જાય ને આપણને કઈક રક્ષા કરે તો અત્યારે જવા સાર છે બધા વણીકો આગળ પાંચ દાર જણા થઈ આવ્યા મારા પાસે સીધા તો જઈ ન શકે એટલે એ બુદ્ધિ વાળા સ્વામીજી ઘરવાળા બેઠી કરી તો હવે અમારા ઉપર કાળક કૃપા કરે અમે ગઢડામાં રહીએ છીએ અમે મહારાજ ગામમાં રહીએ છીએ અને વાણીયા બોલ્યા તો મીઠા તે હવે અમારા ઉપર કઈ કૃપા દ્રષ્ટિ કરે બ્રહ્માનંદ સ્વામી કે આપડે જઈએ મહારાજ પાસે મહારાજ ઈચ્છા એમ થાય આવીને બેઠા એટલે મહારાજે કીધું શું છે મહારાજને શું આવ્યા એ મહારાજ એક અરજી છે અમારે ઘેરે ઘેરે કોક ને તૂટ્યા છે અને કાંઈ ન હોય તો આવતા કઈ વાર નથી તો મહારાજ અમારો પર દયા કરો ને કે તૂટ્યા ના દરજ મહારાજ અમારા ઘરમાં કોઈ મરે નહિ મહારાજ કે એક શરત ન મરે જે પોતાને ઘેરે અમારા દસ સાધુને જમાડે એને ત્યાં ન મરે અરે મારે જમાડ્યા તો જમાડો હવે પાંચસો પરમસો ખરા પણ થોડા હોય સંતો હોય મારે માંદું છે મારે માંદું નથી પણ આવી નો જાય તૂટ્યું એ પેલા જમાડી દેવા છે ઓલોકે તારે આવ્યું તો નથી ને મારે આવી ગયું છે મને પેલા જમાડવા દે ગમે તેમ કરી સમજાવી જે કાંઈ ત્યાં સાધુ પણ હમણાં કીધું ને એમ એક બે જણા હતા વાત મીંડા કરવા એલા આપણે ખર્ચો કરીએ જમાડીએ જો કોઈ કોક સાધુ નઈ એવું થયું કે વાત હાજી કે નઈ કોઈક મરી જાય તો આપણો ફસેતો થાય આપણો ફસેતો થાય આ વાણિયા મૂકે નહી પછી બ્રહ્માનંદ સ્વામી કે ના મરે મહારાજે કહ્યું છે ને કીધું છે પણ આ બધા ક વિશ્વાસ વિશ્વાસ ન હોય તો મહારાજ કે પછી આમ થયું તો બપોર નું ટાણું થયું બ્રહ્માન સામે જોઈશું બહુ બુદ્ધિશાળી કઈ બોલ્યા નહીં જમવાનું ટાણું થયું બે પાંચ દસ સાધુ લઈ મારા ઢોલિયા પણ બે ગયા એટલે વાણિયા બોલાવા આવે તો બ્રહ્માન સાહેબ ઉઠે નહીં મહારાજ કે જાઓ સામે બધા નક્કી થયું દસ દસ સાધુ જમાડવાના છે તો અમારે જમવા જવું નથી અરે નક્કી કર્યું છે હવે તમે ના પાડો હાલતું છે મારા અમારે પૈસા સંતો જવું નથી સાધુઓ ના પાડે કા મહારાજ કોક ને એવું થાય છે કે અમે જમવા જાય તૂટિયા થી તો ન મરે પણ એનો પ્રારબ્ધ હોય પૂરું થઈ ગયું હોય ઈ બાને જો મરી જાય તો અમારો ફજો તો થાય એમ સંતો કે છે કોક કોક અને વાણિયાઓમાં કોક કોક ને શંકા છે એટલે અમારે જમવા જવું નથી મહારાજ કે બ્રહ્મો તમે જમવા જાઓ મન તમ કેવો જાણો છો અરે મહારાજ તમે કાળમાં મને શંકા નથી તમને નથી ને તો બ્રહ્મ મુનિ એના આયુષ્ય પ્રારબ્ધ ખૂટી ગયું હશે ગઢડામાં કોઈનું તોય તમારા જમણના નોતરા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈને મરવા નહીં દઉં જાઓ તમે નિરાય બધા પ્રારબ્ધ ને કોઈ નહીં મરે તૂટિયાનું તો નહીં આયુષ્ય ખૂટી ગયું હશે તો બ્રહ્માનંદ સ્વામી ચરિત્ર ચડાવી દે આવું કર્યું જવું છે ને તરત વિશ્વાસ અરે આપણી સમજણ માટે આ બધું થાય શગ ચડી જાય જયારે બ્રહ્માનંદ સ્વામી હાથમાં વસ્તુ લીધે ત્યારે અને પછી બધા જેને જેને છે સંતોષ ના એ કોઈને ત્યાં કોઈ મરણ ગરડામાં ક્યાંય થયું નહીં એવી રીતે બે ત્રણ વાતો કરીને પૂરું કરી દઈશ રસ આવે છે ને આ ત્રણ વાતો બહુ મીઠી છે અતિ મીઠી છે ने करता के छे स्वामी नारायण नाम उच्चर जो के द्रगे दीठा शु आम थे बात मूकी दुमुक साधु करता नंद पदवी नाय <coughs> खुशाल भट्ट गोपालन स्वामी ईडर पास टोटला गौ पहलीतलपुर दर्शन महाराज पास गए गया, लग। गया ने रोका गया पी घरे पाचा फरिया અને સાધુ થઈ ગયું એ જયારે પેલી વાર જેતલપુર મળવા ટોડલા થી ગયા ત્યારે ટોડલા ની બાજુમાં ટાંકા ટુવા ગામ છે ટાંકા ટુવા ગામ છે ખુશાલ ભટ્ટ મિત્રતા બો એટલે અવારનવર મળે સાથે રમે અને ખ્યાલ આવ્યો કે આ જેતલપુર જાય છે ત્યારે ભગવાનદાસ પટેલ પણ ખુશાલ ભટ્ટ સાથે જેતલપુર આવેલા પણ ખુશાલ ભટ્ટ રોકાઈ ગયા અને આ થોડા દિવસ ભગવાન દાસલપુર ખુશાલ ભટ્ટ સાદુ થઈ ગયા અને મહા યોગીરાજ ગોપાલ સ્વામી પછી તો એમના ક્યારેક ક્યારેક દર્શન કરતા સત્સંગ કરતા વર્ષો ગયા અને પોતાને પછી સંસારમાંથી રસ ઉડી ગઈ મારો પરમ મિત્ર ખુશાલ એ સાધુ થયા અને આજ સહાનંદ સ્વામી ફરે ભગવાન ભજી લેવા તો હાલ બે જણા નીકળ્યા પગે ચાલવાનું હલતા હલતા વનવગડો જંગલ નો ભાગ આવ્યો હવે સાંકડો રસ્તો तरी ने नी न पोसाए चाल हम साइ मित्र हार भगवान दास ने क्या भगवान दास हर सलामत तो पगड़िया बहुत दे हा तो भगवान भजा से आ फाड़ी खाश भगवान दास के बीक लगे आज मारी वा આપડો હગો ના થાય કઈ તારે ડરવાની જરૂર નથી હું છઉ ને હું છઉ ને દરબાર એના આઠ દસ સાથીઓ ની સાથે બેઠેલા અને એમાં આમ સિંહ આવ્યો સિંહ દેખાણો એટલે ઓલા બધા અરે દરબાર આના ઉપર આપડું કઈ ના હલે ના શું હલાય એપુ હાલો ભૈયા સાહેબ આ રેવા દો તમને થોડો ચડી ગયો લાગે છે ના ના ચડ્યો નથી પૂરેપૂરોશ માં છું આભો રેજા હું દરબાર બોલું ઉભે દસ સુરે દરબાર બોલું હોય સિંહ આઈ લો જ આવે તને કા હું દરબાર બોલું છું રાય જેવડા કટકા કરી નાખીશ ઉભો રેજા ઓયલો ઉભો થોડો જ્યા ભાઈ એમ કરતા કરતા હું સિંહ નજીક આવી ગયો ઉભો રેજા હું તને દરબાર કઉ છું સિંહ આ ગામ ધણી તને કઉ છું હુકમ કરું છો ભાઈ ભડાઈશ બંદુક પાસે નહીં તોય સિંહ હામે આવવા માંડ્યો દરબાર કે એલા એ ભાગજો આ તો બેરો લાગે છે એટલે ઓલા ભગવાન કે તો ડરે છે હું આગળ છું ડરવાની કઈ જરૂર નથી ચાલ મારી પાછળ એટલે ભાઈ આમાં હઠ કરો માં આમાં સામે ના જવાય ના તો ચાલો એક હાથ એનો પકડી રાખી અને જવાય ન દીધો અને આ ભગવાન દાસ ચાલ્યા જેવો સિંહ નજીક આવ્યો આ જરાય દંત કથા નથી એ ઐતિહાસિક ઘટના છે જેવો સિંહ નજીક આવ્યો અને સિંહ કાન પકડી ભગવાન માથે ચડી બેઠો કેસવાળી પકડી મરડી અને હાતા પાછળ પાછળ મિત્ર આયેલો આવે અને સિંહ સવારી કરીને આવેલા કેસવાળી હાથમાં પકડી અને સિંહ ને મારતા જાય અને સિંહ હાકતા જાય વન જે જંગલ ભાગ હતો એ પૂરો થયો અને ઉતરી ગયા સિંહ બે થાપાટ મારીને કાઢી મૂક્યો ંદ સ્વામી સહજાનંદ સામે યાદ કરી થોન નથી થઈ જાય ને તો આવી રીતે પછી તો પહેલા ભગવાન દાસના મિત્રને થઈ ગયું મારો આને તો જબરો બળ છે આની હાયરે રહીને સાદું થઈ જવામાં આપણું કામ થઈ જાય એમ છે આવ્યા મારા પાસે મહારાજને પગે લાગ્યા રપુર આવ્યા ધનવત કર્યા મહારાજને વાત કરી મહારાજ અમારે સાદું થવું છે મહારાજ આ પાડી ભગવાન મિત્રએ મહારાજને માંડીને વાત કરી આવું થયું છે આવા સુરવીર છે સિંહનો કાન પકડી અને સવારી કરી મહારાજ મહારાજે અને સિંહ નો કાન પકડીને આ મળીને ફેરવો એટલે એ સાધુ નું ભગવાન દાસ નું નામ ભગવાન પટેલ નું નામ કાન પકડ્યો તો સિંહ એટલે કાનડા સ્વામી નામ પાટીદાર નાનકડી ખેતી ખરી પણ ધીરધાર નો પૈસા નો ધંધો કરે થોડું હળવું હળું વ્યાજ લીએ પણ ગરીબો મદદ બઉ કરે અને દાન ધર્મા તો ભગવાન આસ્થા એવું બધું ખરું સાત્વિક જીવ એકવાર એના ધીરધાર કર્યા હોય પૈસા ઉઘરાણી કરી અને પાંચસો રૂપિયાની પાસે પાંચસો રૂપિયા એ ખલેચામાં ભરી અને આવતા હવે જેવા પાછા ફરતા હતા એમાં જાડી જંગલનો ભાગ આવ્યો ત્યાં આમ દૂર છપાઈ ને બેઠેલા આ પ્રસંગ જો તમે એ લૂંટારા બેઠેલા આમને જો એકલ દોકલ એટલે ઓલા ઉભા થયા બુકાની વાળેરી હાથમાં ચળકતા ભાલા હથિયાર પાટીદાર કેટારા કે હવે આટલા દોડ્યા છે હવે તેને મૂકવો જ નથી એની પાસે ઘણો માલ હોય તો જ ભાગે હવે જે કઈ કુદરતનું કરવું આગળ નદી આવી ગઈ હવે ક્યાં જાય આમ ન પાછું નદીનો પટ આવીના તટમાં તું બચાવ તો ખરો બાકી હવે મારો રાય રાય ટુકડા કરશે હે ભગવાન એમાં એને યાદ આવ્યું જોજો હવે મને કોણ બચાવે પણ એને અચાનક ચમકારો છે હા એમ આજુબાજુ કહેવાય છે કે સ્વામી સ્વામિનારાયણ ભગવાન પ્રજ્ઞા છે મેનું દર્શન તો નથી કર્યું પણ લોકો એમ કે છે કે ભગવાન છે સાક્ષાત એટલે એને હાથ ઉંચા કરીને કીધું વાત ઘટના જોજો તમે ઐતિહાસિક હે સ્વામિનારાયણ તમે જો ભગવાન હો તો મારી રક્ષા કરો અને મારી રક્ષા કરશો પ્રભુ તો હું તત્કાળ તમારે દર્શને આવીશ મારી રક્ષા કરો તમે ભગવાન હો તો મારી રક્ષા કરો હજી એમ પ્રાર્થના પૂરી કરે ન કરે ત્યાં લૂંટારા પહોંચી ગયા એક બે તોડ ઠોકી દીધી લય તારી પાસે ટુકડા કરી નાખ્યા મને આવો કોઈ મેળ્યો નથી બીજો હજી તારી પાસે જેવો એ બધું કાઢી નાખ્યું એ ઓલા જરા ગુસ્તા કરતા જાય અને પૈસા લઈ લીધો બીજું જે કઈ હોય બધું લાવવાનું કરવા માંડ્યા અને હા થોડો ઘણો ખાય અને પછી ભાલા ઉગામે તલવા જે હશે એ લઈ અને ઓલા પાટીદાર ને મારવા માટે જ્યાં તૈયાર થાય કોણ આવે આમ જ્યાં જોયે ત્યાં તો માણેક વર્ણકી પર સહજાનંદ સ્વામી આઠ દસ સવારો સાથે દોડતા આવ્યા પેલા કાઠીય દરબારો પાર્ષદો સાથે હતા ચાર પાંચ ચોર લોકોને મૂકી દવા દો હવે આપણું જે લઈ લીધું હોય એ બધું લઈ લ્યો એ બધું પાછું લઈ લીધું એટલે ભગત થતા ને પાટીદાર લ્યો આ તમારો રૂપિયા આ તમારો ખલેચો આ તમારી વસ્તુઓ રાખો પણ તમે આવા દયાળુ કોણ છો કે હાથ ઉચા કરીને કીધું કે સ્વામિનારાયણ તમે ભગવાન હો તો આવજો એ સ્વામિનારાયણ હું છો ભાઈ તમે સંકલ્પ કર્યો છે जो मार भगवान स्वामी नहीं रक्षा करे तो ज्या हसी त्या दर्शन कर विचार कर आठ दस सवार साथ क्या वर्ताल पाछ मारो अंतर नो जा संकल्प करो जो मेरी रक्षा करे तो ज्या हसी त्या दर्शन कर दर्शन आज वड़ताल छो आ હવે તો ભગવાન હોય તો મારી રક્ષા કરજો સાક્ષાત ભગવાન છે હવે ક્યાં ભાવનું સંસારમાં રહેવું હવે તો એને ભજીને પાર ઉતરી જવું એ જ મારો પરમ ધર્મ છે ઘરે જવું જ નથી એ રૂપિયા નું પોટલું ચાલતા વડતાલ એમ નીકળ્યા ચાલતા ચાલતા એક બાદ દિવસે જે વડતાલ પહોંચ્યા સભામાં મહારાજ બેઠા છે આવીને મહારાજ જે આવી દંડવત કરી પગમાં પડી ગયા ચોધાર આંસુએ મહારાજ પગ પકડી લીધા महाराज के राखो राखो रूप रेव से कराज के मन में बराबर पाक तो हा प्रभु हमें मार संसार में जाऊँ मैं आज ते मार प्रभु से महाराज के તો થાવી દીક્ષા રામાનુ સ્વામી પછી લતીપુર મંદિર કરતા એક પ્રસંગ પછી પછી પૂરું કરી છેલ્લો પ્રસંગ બહુ મીઠો છે એટલે મારો કીધા વગર છુટકો થશે નહી લતીપુર રામાનુજ સ્વામી રામાનુજાનંદ સ્વામી મંદિર કરાવતા હતા મંદિર પૂરું થઈ ગયું પછી આ લાકડા પેલા જૂના જમાના ખીલીઓ નાખતા ને એટલે જે કઈ લેતી દેતી નો પટેલ કામ કરતા છે એને સ્વામી કીધું કે ખીલીઓ લઈ આવ્યા એટલે રામાનુજાનંદ સ્વામી કે ભગત તમે આ લે પણ હવે થોડી હલવી હલકી લે છો આ પાછી દઈ ગયો નહી આવી નથી નાખી સારી નાખવી છે પણ સ્વામી સારી નો બહુ થાય વાત કરતા હોય ને સ્વામી કહેશે સરસ મજા ને રંગીન સારી લઈ આવી દે આપડે મંદિર ખીલ્યો લાકડાની નાખવી ખીટીયો નરોત્તમ પટેલ ની આંખમાં આવી છે મારી માથે એટલું કરજ છે કે હું આપની આજ્ઞા પાળી નહીં શકું સેવા મારાથી નઈ થાય કોઈ બીજા ને કહ્યો પ્રભુ મારી પાસે કાંઈ નથી હું દેવામાં ડૂબી ગયો છું એટલે હું આજ્ઞા નહીં પાળી શકું રાજી રેજો સ્વામી કે લ્યો કોઈ દી કીધું નથી એક કીધું તો એમાં કયો દેવામાં ડૂબી ગયો છું સ્વામી છે એવી વાત કરું છું એક કીધું કોઈ દી કીધું નહીં અને એમાં તું એમ કે છો મારી પાસે કાંઈ નથી આ પાઘડીને છેડે બે રૂપિયા બાંધા છે આત્મહત્યા કરાય અને એના માટે બે રૂપિયા સાચવી રાખ્યા મરવા માટે તે માળા એ મરવાનું મુક અને બે રૂપિયાની ખીટીઓ લઈ આવી ભગવાન તને બધી રીતે સુખી કરશે આપણે મરવું નથી પગમાં પડી ગયા મા બાપ તમે તો મારો આલોક ને પરલોક બે ઉદ્ધાર કરો એવું મને મને તમે આશીર્વાદ આપ્યા કહેવાય લો સ્વામી અપગડી જાઓ છું બે રૂપિયા છોડ્યા ગયા સરસ મને રંગીન એકતાલીસ ખીલીઓ લઈ આવ્યા સામી ઢગલો કર્યો કે લો સ્વામી એકતાલીસ ખીલીઓ આવી સ્વામી એક એક ખીલી જોઈ કે જો આ એક આ બે આ ત્રણ આ ચાલીસ આ એકતાલીસ નરોત્તમ પટેલ એક એક ખીલી એક રૂપિયા તને શ્રીજી મહારાજ આપશે જા અને થોડા જ વખત માં કોણ જાણે શું થયું એકતાલીસ હજાર રૂપિયા મળ્યા આજના જમાનામાં એકતાલીસ લાખ તો ગણો વાત વાતમાં એકતાલીસ લાખ નો થઈ ગયો કેટલાય પાસે એકતાલીસ લાખ હશે હશે એકતાલીસ લાખ નો આસામી થઈ ગયો સુખી સુખી થઈ ગયા આવા રામાનુજાદન સ્વામી બોટાદ શિવલાલ છેઠ જયારે જયારે જુનાગઢ આવે ત્યારે એની પૂજા પાસે બેસે એટલે શિવલાલ છેઠ પૂછે કે સ્વામી તમે અહીં કેમ બેસો છો ઠાકોરજી પાસે જઈને માળા કર તો તમને ખબર નથી કેમ તું પૂજામાં બેસે છે અને હાથમાં માળા લે છે સાક્ષાત સહજાનંદ સ્વામી તારી પૂજામાં આવીને બેસે છે એના દર્શન માટે હું અહીં બેસું છું આવી નિરાવરણ દ્રષ્ટિ અને આ જીવાન જુનાગઢમાં રહ્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા અને ત્યાં જ અક્ષરવાસી થયા એટલે મુખા આવ્યા એમાં મૂળજી છે શામજી પટેલ શામજી અગોલા અને હંસરાજ સુ એ વળાવા આવ્યા છેલ્લે મહારાજે ચારે કીધું કે તમે હવે વીસ દિવસ ની અંદર આ વઢવાણ તાલુકો મૂકી દેજો અને અહીંથી છોડીને બીજે રેવા વૈયા જાયજો કેમ મહારાજ બાબા દિવાલ નું લશ્કર વઢવાણ આજે લડવા લડાઈમાં ઉતરશે અને લડાઈ ને ધમરોલ છે વઢવાણ ને છે આ મેમકા ને છે અમારું બીજું કોઈ કઈ માને નહીં કારણ કે જમીન જાયદાદ બધું હોય કોણ માને અમારું કોણ માને આમ બધું લૂંટાવાનું છે તમે અમારું મનાય તો આ બધું છોડી બીજે જતા રેજો મૂળજી છે લીંબલી ગયા અને પેલા બે છે શામજી પટેલ શામજી અગોલા એ ચાણ પર ગયા અને હંસરાજ સુથા રહેતા એ ખોલડીયાદ ગયા એ પતિ પત્ની પરમ ભક્ત એને ત્રણ દીકરા મોટા દીકરા ગામમાં પણ હવે ઘણી વાર પુરુષ બળ્યો હોય પણ એના બૈરા એથી બળ્યા હોય એ છોકરા તો વધારે સંસ્કાર ત્યાંથી જ આવે એનો મોટો દીકરો વીરજી બહાર જોવાની માવતર ને એના ઉપર કોડ હોય પણ સંસ્કાર સત્સંગના છે ને વીરજીને સંસાર માંથી રસ ઉમે રાજી રજા આપો પાસે સેવામાં જતું રહેવું છે અરે દીકરા દીકરા દીકરા બેટા ગોપીચંદ ને એની માૈરાગ આપ્યો એ વૈરાગ જો તને ચડતો હોય ને તું જો મહારાજ સાથે જતો હો તો હું કયા ભવની તને ના પાડું બહુ રાજી છું દીકરા સુખેથી મારા હવે આ સંસારમાં રહીને શું કરવું છે એટલે હવે હું મારી ધર્મ પત્ની રજા લઈ હું ભાઈઓ જાઉં ગરડા સાદુ થઈ જાઉં મારા પાસે એટલે એમને વાત કરી કે તમે મારા ધર્મ પત્ની છો મારે તમને કેવું ફરજ છે એમનું ભાગી જવું ઠીક ન કહેવાય બધું ઠીક ઠીક ચાલે છે છોકરાઓ ત્રણ છે જમીન વાડી છે મને રજા આપો મારે સાદું થઈ જવું છે એમના ઘર ના તમને એક વાત કરું મોટો દીકરો છે ને એને વાત કરી છે સાદું થવાની મેં હા પાડી દીધી છે હવે તમે કહો છો મારે થવું છે મારી ના નથી બે થઈ જાઉં જોઈ લો બે થઈ જાઉં મારી કોઈ ના નથી પણ એક વાત છે એક તમારે એ વિચારવું જોઈએ કે બેમાંથી કોણ વધારે આ ઉમરે કષ્ટ સહન કરી શ્રીજી મહારાજની વધારે સેવાને સત્સંગની પ્રવૃત્તિ કરી શકે બીજું તમે અહીંથી જાઓ મોટા છો તો ગામમાં સત્સંગ ઢીલો પડી જાય કથા વાર્તા કોણ કરશે તો આપણે અહીંયા આ સત્સંગ જમાયો છે એ બધાને પોષણ કોણ આપશે અને ત્રીજું તમે બાપ દીકરો બે ભૈયા મારી ના નથી ભૈયા ગામમાં નવા નવા આવે છે એને એમ થઈ જશે કે સત્સંગ જવું સારું છે પણ જો બાવાજ થઈ જવાનું હોય તો જવું બેટર ન જવું બેટર છે ન જવું સારું છેટા રહીએ આમાં ઘર છોડાવી દઈએ આ બધા રહેવાય નહીં તો કોઈ સત્સંગમાંથી પાછા પડી જાય આ બે ત્રણ વસ્તુ છે વિચારીને કામ કરજો જે કરવું હોય તે અને જે વધારે આ અવસ્થા શ્રીજી મહારાજનું વચન પાડીને સત્સંગનું કામ કરે એ સાદું થઈ જાય એ હું ઈચ્છું અને બે મૂંઝાણા હવે શું કરવું પછી એમ નક્કી થયું કે આપણે ઉત્સવ સમય ઉપર ગરડા જાય અને મુક્તાનંદ સ્વામી ને આપણે પૂછીએ સ્વામી જેમ કે બે જણા સાધુ થઈ જાય અથવા તમે કયો તો બે ગમે તે એક થઈ જાય અરે સ્વામી બે વાત સાંભળી અને કીધું જો રાજી રેજો હંસરાજ પટેલ અમારી ઈચ્છા એવી તમે ઘરે રહ્યો તમે મોટા છો વડીલ છો ગામમાં સત્સંગ કરાવો બધા છોકરાને તમે સાધુ થવા દો બહુ સારું સામે સ્વામી બહુ રાજી થયા માન્યું ને એટલે તરત ગયા શ્રીજી મહારાજ પાસે અક્ષર રોડીમાં જઈને મહારાજની પાસે બે દંડોદ કર્યા સ્વામી કીધું આ બે મુક્ષો છે આ મારા ખલડિયાત ના એટલે વાત કરી શું છે સ્વામી બધી વાત કરી છે રાજી થયા છે હંરાજ ઘરે જાય છે બે ને બેટ્યા રાજી થયા એ જે હંસરાજભાઈ પછી ઘરે ગયા અને મોટા દીકરા વીરજી સાધુ થયા એને મહારાજે સાધુ કર્યા દીક્ષા આપી અને નામ પાડ્યું આધાર સ્વામી મજાની વાત મારે એ કેવી છે એ જ આધારાનંદ સ્વામી કે જે મૂર્તિઓ ચિત્રતા અને મહારાજ મૂર્તિઓ ચિતરીને પૂજામાં બધા ભક્તોને આપતા અને એ જ મહારાજના જેવા પોશાક પહેરતા ઊભા મહારાજ ઉભેલા અને મહારાજનું આધારાનંદ સ્વામી દર્શન કર્યું અને હાથમાં પીછી લઈ અને જે સહજાનંદ સાહેબ એના રૂબ એકદમ રૂબરૂ અને આબેહૂબ ચિત્ર દોર્યું અને એ મૂર્તિ એમણે જે સત્સંગમાં આપી એ જ મૂર્તિ આ અત્યારે પધરાવી છે એ આધાર સામે જેમને મારા દીક્ષા આપી એ ચિત્રકાર એમણે આ મૂર્તિ બનાવેલી એ જ મૂર્તિ અત્યારે હકીકતો બસો વર્ષ વયા ગયા છતાં આજ સો સો રે વાર સોના વાય જાણ્યા હજુ જા સવાર ની વાત હોય એવું નિષ્ફળ સ્વામી કે સુતા બેઠા ને જાગતા કે દ્રગે દીઠા છે તેણે રહે છે અતિ આનંદ કે દ્રગે દીઠા છે એમ કહે નિષ્કૂળાનંદ કે દ્રગે દીઠા સજાનંદ સ્વામી મહારાજ